સજાનંદ સ્વામી મહારાજને આજે તારીખ તેર બાર બે હજાર પચીસ શનિવાર એક પ્રશ્નને આધાર બનાવીને થોડી વાતો કરીએ મને એક ભક્ત મળેલા એમણે મને કહ્યું કે સ્વામી ઉભા રહ્યો મારે પ્રશ્ન પૂછવો પૂછો તો મને એમણે કહ્યું કે પતિવ્રતાની ભક્તિ ની કોને કહેવાય મેં કીધું ભાઈ એ તો પ્રથમનું વચનામ્રત છવ્વીસ લોયાનું બીજું મધ્યનું પેલું અને પાંચમું એમાં પતિવ્રતાની વાત પતિવ્રતા ભક્તિની વાત શ્રીજી મહારાજે કહી છે અને એના કરતા અંત્ય પ્રકરણનું સોળમો વચનામ્રત એમાં શ્રીજી મહારાજે બહુ સરસ રીતે પતિવ્રતાની ટેક પતિવ્રતાની ભક્તિ એની વાતો કરેલી જ છે મારે એ વચનામૃત માંથી પૂછો એમણે કહ્યું કે એ વચનામૃતમાં અંત્યના સોળમાં એમ કહ્યું છે કે જેને ભગવાનને વિશે પતિવ્રતાની ટેક હોય પતિવ્રતાની ભક્તિ હોય એને પોતાના ઈષ્ટદેવ એમના જે પૂર્વે અવતાર થયા હોય તેને વિશે પણ પ્રીતિ થાય નહીં લખ્યું એટલે હું ચમક્યો મેં કીધું ભાઈ તમે તો બહુ જૂના હરિભક્ત છો હું તમને ઓળખું છું તમે મને ઓળખો છો અને તમને આવો પ્રશ્ન કેમ થયો તો મને એમણે કહ્યું કે મને હરિભક્ત મળ્યા અને એ બાપાશ્રીને બહુ માને છે અબજી બાપાશ્રીને અને અબજી બાપાને આમ માનતા હોય એવી જે બધી સંસ્થા હોય એમાંની નામ આપ્યું એમણે હું એ કહેતો નથી એ સંસ્થા સાથે બહુ સખત રીતે જોડાયેલા છે એ મને મળ્યા એમણે મને આ ચરામર ખોલીને પતિવ્રતાની ભક્તિની વાતો કરી મને સારી વાત છે એટલે મેં કીધું જો ભાઈ સાંભળો જેને તમને વાત કરી એ સાથે બધા જે અબજી બાપાશ્રીને માને છે એ બધા આ વાક્ય ની વાત કરે છે વચરામત પણ એ વાક્યની ઉપર એક વાક્ય છે એ કેમ બહુ ધ્યાનમાં નથી લેતા એમાં શ્રીજી મહારાજે એમ જ બોલ્યા છે સિદ્ધુ પેલા એ બોલ્યા છે પછી આ વાક્ય બોલ્યા છે કે જેને ભગવાનને ઇષ્ટ પોતાની ઈષ્ટદેવને વિશે પતિ ભક્તિ હોય એને બીજા મોટા મોટા જે મુક્ત પુરુષ સાધુ તેને વિશે પણ પ્રીતિ થાય જ નહીં મેં કીધું ત્યાં જ મૂક્યો છે નીચેના અવતારો સંબંધીમાં તો જ મૂક્યો નથી પણ મોટા મોટા જે મુક્ત સાધુ પુરુષ એમની વિશે પણ પ્રીતિ થાય જ નહીં આ વાક્ય કેમ ધ્યાનમાં લેતા નથી સોમચંદ બાપા વગેરે હરિભક્તો માં પ્રેમ છે આજે પણ ઘણા હરિભક્તો વગેરેમાં પ્રેમ છે એ તો જવા દો ને કીધું અબજી બાબતો મહામુક્ત છેવન સત્યાવીસ દિવસ સુધી સમાધિમાં જતા રહ્યા સત્યાવીસ દિવસ પછી જાગ્યા ત્યાર પછી પણ થોડું ખાએ પીએ ના પીએ એવી બધી એમની સ્થિતિ એને લીધે એમનું શરીર બહુ નબળું પડી ગયું ઉઠી બેસી શકે પણ નહીં એવી શક્તિ ના રહી અને પડખું ફરવું હોય તો કોઈ બીજા ફેરવે એવી એમની હાલત હતી હરિભક્તો બધા બેઠા એમને અને બેઠા બાપા શ્રી એ વખતે શું થયું અમદાવાદમાં કાલુપુર મંદિરમાં નિર્ગુણદાસ સ્વામી હતા જે ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા અયોધ્યા પ્રસાદજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને કહ્યું હતું કે સ્વામી અમદાવાદ દેશમાં કાળુપુર મંદિરે કોઈ કથા વાર્તા કરી એવા સંતને મોકલો ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પોતાના આ શિષ્ય નિર્ગુણદાસ સ્વામીને અમદાવાદ કાળુપુર મંદિરે કથા વાર્તા કરવા મોકલ એ મહાર સમર્થ પુરુષ હતા એ બીમાર હતા અબજી બાપાએ અહીંયા કહ્યું કે ભાઈ સંતો ભક્તો તમે મારી પાસે બેઠા છો પણ તમે નિર્ગુણદાસ સ્વામી હવે દેહ નહી રાખે એટલે તમારે જેને એમના છેલ્લા દર્શન કરવા હોય એ જઈ આવો એટલે બધા તૈયાર થયા તે આપજી બાપાએ કહ્યું મારે આવું છે હે બાપા રહેવા જો તમારી હાલત કેટલી શરીરની અત્યારે નાજુક છે અશક્તિ છે વહાણમાં બેસવું ત્યાંથી રેલવેમાં બેસવું હળદા ખાઈને છેક અમદાવાદ પહોંચવું એ બધું અગર બાપા તમારાથી ન થાય અમારા ઉપર દયા રાખો તમે સમાજથી મેં જાગ્યા બે થાય અમારા માટે આનંદનો અતિ પરમ આનંદનો આ વિષય છે એટલે તમે અહીંયા રહ્યો બહુ કરીને એમને રોક્યા આ બધા સંતોભક્તો કાળુકુર આવ્યા અમદાવાદ દેવગુણદાસ સ્વામીને ત્યાં મેળા બેઠા સુખરૂપ બધું થયું બીજે જ દિવસે હજી બાપા આવીને બેઠા મતલબ શું નીકળ્યા પછી તરત નીકળ્યા બીજે દિવસે બીજે દિવસે હવજી બાપા આવી હાલતમાં કચ્છ અમદાવાદ કાલુપુર નિર્ગુણદાસ સ્વામી દર્શને આવ્યા કેટલો પ્રેમ હશે તમે રહી ના શક્યા પૂછું બાબા તમે પણ તો મારે પણ સદગુરુને મારે મળ્યા વગર એના વગર મને કેમ ગમે એટલે હું આવું છું આ પ્રીતિનું શું કહેશો અને પછી ત્યાંથી અબજી બાપા બધા સંતો ભક્તો સાથે પાછા કચ્છ ફૂજ આવ્યા થોડા દિવસો વીત્યા અને એ બળદિયાના સ્વામિનારાયણ મંદિરમાં અબજી બાપા વિશેષ રહેતા એટલે ત્યાં રાતે સુતા હતા થોડા સંતોષ ભક્તો હોય આજુબાજુ સમાગમ માટે તો આવતા જ બાપાની સ્થિતિ હતી તે કોણ ના આવે તો બધા સૂતા હતા અચાનક રાત્રે એક વાગે બીજી બાપા બેઠા થઈ ગયા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એટલે બધા જાગી ગયા શું છે બાપા શું છે બાપા તો કે અમદાવાદમાં નિર્ગુણદાસ સ્વામી ને મહારાજ તેડી ગયા છે એ સાથે એને આંખમાંથી અસુરની ધારાઓ એવા માટે આખી રાત બધા આવી રીતે ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી બાપા એક અન્ન કણીકો તો નહીં પાણીનો બુંદ પી ન શકે પ્રીતિ છે હું તમને આ આ સમજાવવા દ્રષ્ટાંત સાથે જેમના વચનો છે એના જ પ્રસંગોથી તમને કહું છું વચનાંત લખ્યું છે મોટા મોટા મુક્ત સાધુ પુરુષ હોય એની સાથે પ્રીતિ થાય જ નહીં તો આ શું આ બધાનું શું ત્યારે મને એમને કીધું કે એ મને જે વચવા સમજાવતા હતા ને એ ભાઈ મને વાત વાતમાં એવું કીધું કે આ બધા જે મુક્તો છે એ તો શ્રીજી મહારાજના સંબંધવાળા છે અને મહારાજના છે શ્રીજી મહારાજના છે એટલે આપણે એમાં યત રાખીએ છીએ મેં કીધું અસલી બાત યહી અસલી બાત હિય હૈ પડકાર સુનો શીખો સમજો અંત્યના સોળમાં વચના વર્તમાં શ્રીજી મહારાજ વ્યવસ્થિત રીતે સમજાવે છે શ્રીજી મહારાજ પછી કહ્યું જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ કંગાલ હોય ધ્યાનથી એક એક વાક્યને ધારવાનું કારણ કે પછી પર વાત કરતો હું વચનાથ વંચાય છે એટલે ધ્યાન ન દેવું ના માનશો કારણ કે આ વાતને લિંક હોય જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ કંગાળ હોય ને કુરુપ હોય અથવા રોગી કે વૃદ્ધ હોય તો પણ બીજા જે તાલેવાર એટલે ધનવાન અને રૂપવાન અને યૌવનવાન પુરુષ તેને જોઈને લેશ માત્ર મનમાં ગુણ આવે નહી પતિવ્રતા પતિવ્રતા હોય તેમુ ભાવે કરીને જુએ અથવા હસીને બોલે ત્યારે એનું પતિવ્રતા નાશ પામે છે અને તે પતિવ્રતાને ઘેર કોઈક કરુણા એટલે મહેમાન આવ્યા હોય તો તેને અંજોળ આપે તથા પોતાના પતિના જે સંબંધી પુરુષ તેને પણ અંજળ આપે તે તો પતિના સંબંધી જાણીને આપે પણ પોતાના પતિ જેવી પણ અને પોતાના પતિના જેવો બીજા પુરુષનો ગુણ પણ ન આવે ને પોતાના પતિની મરજી પ્રમાણે જ વર્તે એવી રીતે પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ સંગાથે દ્રઢ ટેક છે તેમજ ભગવાનના ભક્તને પણ ભગવાન પતિવ્રતા સ્ત્રી હોય એને પોતાના પતિમાં નિષ્ઠા અને પ્રેમ છે પણ મહેમાનો આવે છે બધા અંજળ આપે છે આદર આપે છે સત્કાર આપે છે ભાવ થી બધાની સેવા શુશ્રુષા બધું કરે છે અરે ઈવન પોતાના પતિ હોય એમના માતા પિતા એટલે સાસુ સસરા ભાઈઓ હોય એ બધા છે એમના પત્નીઓ એટલે દેરાણી જેઠાણી આ બધા હોય એ બધાની સાથે આદર સત્કાર રાખીને બધાને સાચવે છે કે નહીં કહો તો શું પતિવ્રતા એ નારી પતિવ્રતા ન કહેવાય શું કામ સાચવે છે એના પતિના છે માટે સાચવે છે અને જો આ સાસુ સસરા ના સંબંધીઓ ન સાચવે ઘરમાં તો એનું એને પાપ લાગે છે દોષ લાગે છે કે સાસુ સસરાને એની સેવા નથી કરતી ભયંકર દોષ લાગે છે અને આજે નથી થતું એટલે સમાજમાં જુઓ કોઈને સાસુ સસરા જોઈતા નથી મા બાપ બિચારા ગમે તેવા ભક્ત હોય તો દુઃખી થાય છે બીજા બધા કાઢી મૂકવા જોઈએ તો જ પતિવ્રતા નારીનો ધર્મ બજવાયો કેવાય આ લોકો જે વાત કરે છે એ પ્રમાણે એવું થાય એમણે તો કોઈનું મોઢું ન જવાય લાકડી જ લેવાય સાસુ સસરા દિયર જેડ બારે જ નીકળું પતિવ્રતા નારી શું એમના જે એજ વડ આ શું થયું કે અહીંયા તો મહારાજ એનો દ્રષ્ટાંત આપીને વાત કરે છે આવી ટેક હોય સમજાય શું પતિના જાણીને બધાને પ્રેમથી રાખે આદર સત્કાર આ તે બધું કરે કોઈને કાઢી મુક્તિ નથી હવે જો આટલું સમજાય તો બહુ છે ન સાચવે તો દોષ લાગે સમજ પ્રસંગ કહું રોજકામાં ગગાભાઈ વ્યાસ હતા હરિભક્ત બહુ સારા હરિભક્ત બ્રાહ્મણ એમનો દીકરો શિવશંકર એમના પતિ આ પરિવાર પણ અનન્ય ભગવાન સ્વામિનારાયણના ભક્ત શ્રીજી મહારાજ શ્રીજી મહારાજ સંતો ભક્તો સત્સંગને માટે ભજનને માટે એ માટે કશું જ બાંધછોડ ના કરે એકાંતિકપણે ભજન કરે એમાં એ શિવશંકરના પત્ની બીમાર પડ્યા ઐતિહાસિક ઘટના છે એને સંતોના દર્શન થયા શિવશંકરભાઈ એના પત્ની બીમાર છે એને સંતોના દર્શન થયા અને એમણે કહ્યું કે અમે તમને તેડવા આવ્યા છીએ ચાલો ભાઈએ એકદમ દૃષ્ટું મારા એવા સા દોષ છે મેં કઈ એવી આજ્ઞા લોપી છે કે મને મારા તેડવા ના આવે ને તમને મોકલ્યા છો મારો વાઘ જો છે મને પ્રભુએ કેમ વિસારી દીધી કેમ બહુ રડવા માંડ્યા વિલાપ કરવા માંડ્યા અને સંતો તદ્રસ્ત થઈ ગયા થોડી થઈ તેમાં શિવજી મહારાજ એને ઉભા રહ્યા દૂર ઓ મહારાજ બહુ દયા કરી મારાથી બેઠું થવાતું નથી પણ હું પ્રણામ કરું મહારાજ મને હવે તમારી સાથે મને ધામમાં તેડી જાઓ મારે ત્યાં જ રેજે મહારાજ મારો શું વાગ છે મેં તો બધા જ ધર્મો પાડ્યા છે ભક્તિ કરી છે સંતોષ ને સેવા કરી છે મારો શું દોષ છે એક દોષ છે તારા સસરા ગગાવ્યાસની તું સેવા કરતી નથી એને સરખું જમવાની આપતી નથી કુતરેની જેમ થાળી મૂકે છે એ આંખમાં બોર બોર જેવડે આંસુ પાડે છે મને આંખમાં પડે છે એને તું કોચવે છે હું કોચવા આવું તારી ફરજ છે એને બધી રીતે સેવા કરવાની એનો રાજીપો થશે પછી મારા ધામમાં રાખીશ નહીં તું કે ત્યાં નાખ્યા બોલો લાગે છે ને ગમે એટલી માળા ફેરવી હોય ને તોય આખી જાય છે પ્રભુ ધામમાં નથી રાખતો સાંભળનારા જે કાંઈ બહેનો ભાઈઓ જે કઈ બધા હોય એમને વિચારવાનું છે કે આપણા પરિવારમાં કેમ રેવાય કેમ સેવા કરાય કેમ રાજી કરાય ઘણા તો બધા સાસુ સસરા એટલે જાણે ફૂટેલા ઘણા કોઈ કામના જ નહીં હવે અમારે પાસે આવે કે સ્વામી ખરેખર કૂતરાની જેમ રોટલો નાખે ને એમ થાળી આપે શું કરી ચવાય નહીં ખવાય નહીં કોને કહેવાય જાય શું કરીએ દીકરા પણ મા બાપ ની સેવા ના કરે આમ ઘણું ડોનેશન કરતા આવ્યો એવા વર્ગ બહુ ખીચ એવા ઉપર તો બહુ ખીચ તમે તમે આ બધું આપો છો આપો બીજી બધી જગ્યાએ પણ માવતરનું શું એ દોષ લાગે જ અને પછી આ સમજી ગયા એવી સેવા કરી ઠાકોરજી નું મોડું થાય આરતી નું મોડું થાય થાળનું મોડું થાય છો ભલે મોડું થાય પણ એમના સસરા ગગા વ્યાસ એવા નબળાવે એવા જમાડે એવા કપડા ધોઈ આપે એવું આસન કરી આપે એવી બધી કરે ગગા વ્યાસ તો રાજી રાજી થઈ ગયા કોહો બહુ સેવા કરી દીકરી બહુ સેવા કરી તે રાજી થઈ ગયા ચાર છ મહિને શ્રીજી મહારાજ આવીને ઉભા ચાલો તમારો દોષ હવે નિવૃત્ત થયો ગગા વ્યાસ નો રાજીપો મેળવ્યો અને હવે હું તમને તેડી જાઉં છું એમ જ પોતાના ઈષ્ટદેવ ના અવતાર એને પણ જો ન આદર આપે ન પૂજે તો આવવો જ દોષ લાગે આ લૌકિક દોષ જો લાગતો હોય અને આ વચનામત સાચું હોય પોતાના પતિના જાણીને ન સેવતી હોય તો ભગવાન પોતાના ઈષ્ટદેવ ના જે અવતારો હોય એને ન માને ન પૂજે ન આદર આપે તો દોષ લાગે કે નહીં ન લાગતો તો શાસ્ત્ર ખોટા પડે દોષ લાગે માનવા પડે મધ્યનું તેરમું મધ્યનું એકત્રીસમું મધ્યનું ચોસઠમું અંત્યનું આડત્રીસમું શ્રીજી મહારાજે કયો છે અવતાર સર્વે માનવા પોતાના ઈષ્ટદેવના સર્વે અવતાર છે એને માનવા એના શાસ્ત્રોને માનવા એના ચરિત્રોને માનવા એને પૂજવા આ બધામાં વાતો કરેલી છે વચનાવટમાં કયું છે એમના જ વચનો છે અને હા ઘણા વાત કરીએ ને એટલે પછી આમ ક્લચમાં આવે ને પકડ માં આવે ને એટલે શું માન્ય છીએ ને અવતારો ને માન્ય સાસરો હું તો શિક્ષા ને બહુ માનું માની ક્યારે કેવાય બોલો એ પ્રમાણે વર્તે તો માની કહેવાય નહીતર માનેલું ધૂળ કહેવાય કહી દેવાથી નથી થતું માન્ય પૂજન વંદન એના લીલા ચરિત્રો આદર અને ભાવને જો તમે બધું કરી શકતા હોભી શકતા હો તો માયના કહેવાય તો આદર સત્કાર પ્રેમથી આ કર્યું કહેવાય અને શ્રીજી મહારાજે કર્યું છે લખ્યું છે સ્થાપ્યું છે વર્તાયું છે વર્ત્યા છે સર્વ અવતારોને સ્થાપ્યા છે ભગવાન મૂર્તિઓ પધરાવી છે પાર્વતી આરતીઓ ઉતારી છે કેટલા શિવ મંદિર ભાળ્યું નથી આપણા પ્રભુ ભગવાન સ્વામિનારાયણ ગયા નથી વાંચો હું જો ખોટો હતો તો મને બતાવો વર્ત્યા છે લખ્યું છે શિક્ષાપત્રીમાં વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી મેળ કયું છે સ્થાપ્યું છે ગોપાળાનંદ સાઈ હોય ગુણાતીતાન વગર એ બધા સંતોએ પણ પંચદેવો સ્થાપ્યા છે પૂજ્યા છે આરતીઓ ઉતારી છે ભગવાનના અવતારોના ચરિત્રો ગાયા છે એ મૂર્તિઓ ભગવાન રાધા કૃષ્ણ પૂજા છે માયના છે ગુણાતી આનંદ સાંઈ બાલમુકુદાસ સામે સાધુ થયા પછી થોડો વખત થયો એટલે ગુણાતીતાનંદ સાઈ કે બાલમુકુંદાસ તમે સંસ્કૃત ભણો આપણે તો મોટાઓનું આપણને ફીટ થાય ને એટલું લઈએ જ દરજીની જેમ મેં ક્યાંક વાતો કરી છે ને દરજી જેવા શ્રોતા હીટ પડે એટલું રાખે બાકીનું કાપી નાખ્યું અને અચિંત્યા બ્રહ્મચારી ત્યાં હતા એમની પાસે ભણાવ્યા થોડું ભીડ્યા પછી અમુક ભણે એની કસોટી રૂપે એમને કથા કરવાની હોય બધા સંતો ભક્તોની હાજરીમાં એ જે જૂનાગઢનો સભા મંડપ એ વગતનો બાળ મુકુંદાસ સ્વામીએ વ્યાસપીઠ ઉપર બેસીને કથા કરી કયા ગ્રંથ ની શ્રીજી મહારાજે માલેણુદેવ મહાત્મા હાજરીમાં ગુણાદિત સ્વામી જે સર્વોપરીના જે આ બધા દિવાદાંડી રૂપ કહેવાય સંત ની હાજરીમાં આનાથી મોટા પ્રમાણ ક્યાં તમારે લેવા છે અરે ભાઈ અબજી બાબા એ ખુદ પોતાના ગામ વૃક્ષપુર એટલે બળદીયામાં એક દોઢ એક મહિનો એમ રામાયણ ની કથા સાંભળી છે અબજી બાપાશ્રીની વાતો ભાગ પેલો વાત નંબર એકસો માં આ પ્રસંગ લખ્યો છે યુ મે પાર્ટ વન એમાં આ પ્રસંગ લખ્યો છે હું આધાર વગર વાત કરતો જ નથી અને એમના વૃક્ષપુરમાં હનુમાનજી પદ્ર અદ્યાપી પર્ત એવી સરસ એની સેવા પૂજા થાય છે જો ભાઈ તમે જો થોડું ભીણાવો એમાં જો થોડું સંસ્કૃત ભીણાવો અને તમે ભાગવત આદિક શાસ્ત્રને વાંચો પછી તમે જુઓ તમારો જે દ્રષ્ટિનો ઉઘાડ થાય છે જે વિકાસ થાય છે જે સમજણ વિકસે છે તમે જુઓ સ્વા જાતે અનુભવ કરો આ આપણે તો માધવપુરી સ્વામીજી પૂજ્ય માધવપુરી સ્વામીજી તો વિદ્વાન છે કાશીના ભણેલા છે વેદાંત છે ગોલ્ડ મેડાલિસ્ટ છે સ્વામિનારાયણ દર્શન નામે લખેલો ગ્રંથ સોમનાથ યુનિવર્સિટીમાં એમ કે અભ્યાસક્રમમાં છે સિલેબસમાં અમે જયારે બે મળીએ ને સુધી બોલો અમારી સાક્ષી મોય શ્રીજી મહારાજના ચરિત્રોની વચનામૃતની ભાગવત આદિ ગ્રંથોની જ વાતો થાય અને એ અમે જયારે વાત કરતા હોય એમાં ભાગવતના બધાને રેફરન્સ મળતા હોય બીજા પુરાણના મળતા હોય ત્યારે અમને તો ઉલટાનો ભગવાન સ્વામિનારાયણનો એટલો મહિમા સમજાય એ મારી પહેલા તો એ બોલે ઓહો શ્રીજી મહારાજ કેવા આપણા ભગવાન સ્વામિનારાયણ કહેવા કેવા શું સમજવું શું સમજવું કેટલા સમજીએ કેટલા સમજીએ આ ભાગવતમાંથી અમને આવો આમાં જુસો ચડે તો જોયેલું છે તમે એમાંથી શ્રીજી મહારાજ જે છે ને શ્રી વચનામૃત માં એ તો તમે કહેવાય પ્રચ્છે વેદ ઉપનિષદ ભાગવત ગીતા આ શ્લોક મંત્રો લઈ લઈને કેટલી વાતો કરી છે થોડાક પાના ખોલો તરત ભાગવતનો કે ગીતાનો કે વેદની શ્રુતિ નો મંત્ર આ શ્લોક આવે બીજું કઈ નહીં વચનામૃતમાં જેટલા શ્રીજી મહારાજે શ્લોક કહ્યા છે ને એટલા તમે શાંતિથી એના અર્થ વિચારો ને તો તમે વિચારતા રહી જાઓ વિચારતા રહી કે શું કેવું છે પ્રસંગમાં જ રમ પાર્શો મહાત્માના કવિઓ સયવ સાધુ સુરં ભાગવતના તૃતિ સ્ત્રી પુત્ર દીકને વિશે પ્રસંગ એટલે દ્રઢ હેત આસક્તિ અજર અતુટ તોડ્યો તોડાય નહી એવો જે આશક્તિ નો બંધન છે હેત છે એવું જ હેત અને આ શક્તિ ને પ્રેત ભગવાન ના સાધુને મોક્ષ નો દરવાજો ખુલી જાય કરોડો રૂપિયાની વાત ભાગવત બોલે છે દ્વાર ઉગડી જાય તો ઉભો મોક્ષે જતો રહ્યો વિચારો જેને જેટલા દીકરામાં હેત એવું જો સાધુમાં થાય બાકી શું રહે એમ આ ભાગવત કે છે મહારાજ પોતે શાખ આપે છે બાકી શું રહે આવું હેત સાધુમાં થતું હોય તો સ્ત્રીમાં એટલે જો સાધુમાં થઈ જાય મારા તો વચ્ચે રાખીએ છીએ કામી ને કોઈ મનગમતી સ્ત્રીમાં આવું ભગવાન માં હોય તો શાહબુદ્દીનભાઈ અસાહિ ની વાતો કરે છે ને કે ઉકળા ઉપર ઊભો હોય તો કોઈની રાહ જોઈ ને એટલે કોઈ એટલે એ નહીં કે મલમલ ની વાઈ રહ્યો છો શું ગંધાય છે યમ બુદ્ધિ કુણપે ત્રી ધાતુ કે સ્વધિ કલત્રાદીશુ ભૌમ યુજ્ય દિહિલ ત્યર્થ બુદ્ધિ સલીલે જનેશું વિઘ્ન ધીમેક થી બોલું ગોખર જેવી આ વાત કફ ના શરીરમાં હાડ માંસ રુધિરના મળી ભરેલા આ ગંદા શરીરમાં આ જીવને જેવી આત્મ છે હું પણ બુદ્ધિ છે વિચાર જો ચક્કર પડી જાય એવી છે અને જેવી મારા પણ બુદ્ધિ સ્ત્રી પુત્રાદિક કલત્રાદિક ને વિશે છે ભાગવત નું દસમતન બોલે છે અને જેવી પાષાણાદિકની મૂર્તિમાં જેવી દેવબુદ્ધિને પૂજ્ય બુદ્ધિ છે ઠાકોરજીની છે તો પાષાણ થતું જેવી દેવબુદ્ધિને પૂજ્ય બુદ્ધિ છે અને જમના ગંગા આદિક જળમાં યીર્થ બુદ્ધિ શલી એમાં જેવી તીર્થની બુદ્ધિ છે એવી ચારેય બુદ્ધિ આત્મબુદ્ધિ મારાપણાની બુદ્ધિ દેવ બુદ્ધિ પૂજ્ય બુદ્ધિ અને તીર્થ બુદ્ધિ એવા જે સાચા એકાંત જ્ઞાની સત્પુરુષમાં જે જીવને નથી એ ગધેડો છે બળદ છે ગધેડો છે ભાગવતતામાં એક ગાળ દીદી હોય આ દીદી આખા ભાગવતમાં નથી રહી શક્યા વ્યાસજી અને આ કૃષ્ણ ભગવાન બોલે છે પોતે છો ભાગવત અમૃત આગે શૂન્યો મહારાજે લીધેલા સ્વ ભાગવત નો અહોત સ્વપો ચો તો ગરીયાન ય જીહવાગ્રેમ તું ભ્રીજા સુધમાં માતા દેવહૂતિ ભગવાન કપિલજીને કેતો એવો માણસ સમજાય છે વર્ણ થી સમાજમાં ઊંચ નથી ગણાતો એવો માણસ પણ જો એની જીભ ઉપર પ્રભુ તમારું નામ છે લખે છે વ્યાર્થીઓ એની જીભ ઉપર તમારું નામ છે તો પ્રભુ એને બધા પ્રકારના તપ કરી લીધા અરે પ્રભુ જેની જીભ ઉપર નામ છે એવા એને બધા પ્રકારના યજ્ઞો કરી લીધા અરે પ્રભુ એને બધા પ્રકારના તીર્થો કરી લીધા અરે પ્રભુ એને બધા વેદ ભણી લીધા શું નામનો મહિમા કયો ગોતિયા મદભયાતી મદભયાત વાતી વાતો એમ સૂર્ય સ્થપતિ મદભયાત વર્ષથી ઇન્દ્રો દહતી રગ્દીર મૃત્યુ ચરતી મદભયાત ભગવાન બોલે છે કે માં શ્લોક લીધો મારા ભયથી વાયુ વાય છે મારા ભયથી સૂર્ય તપે છે પ્રતાપથી નહીં ભય ભયથી કેવું છે એમને મારા ભયથી તપે છે અરે મારા ભયથી ઇન્દ્ર વરસે છે આ અગ્નિ સર્વસ્વ બાળે છે મારા ભયથી બાળે છે અને માં સાંભળો મહાકાળ મારાથી થોર ધ્રુજે છે એ મારા બીકને લીધે મારા ડર ને લીધે સર્વત્ર કાળ ફિરા કરે છે કેવી વાતો એ ભાગવતમાં વિષ્ણુદાદાની સ્તુતિ છે પઢો શું ભક્તિ કેવાય બાણસૈયા ઉપર ભારતનો મહાન જ્ઞાનદી છે બાજુમાં શ્રીકૃષ્ણ ઉભા છે એમની સ્તુતિ કરે છે આમ તમે ચિત્ર ઇમેજિન કરો ને તો તમને રૂંગળા ઉભા થઈ જાય એ સ્તુતિ ભાગવત છે સ્વયં બ્રહ્માજી સ્તુતિ કરે છે ભગવાન શ્રી કૃષ્ણની બ્રહ્મસ્તુતિ છે સ્વયં ચાર વેદ નારાયણની સ્તુતિ કરે છે ભાગવતમાં એ વેદ સ્તુતિનો એક શ્લોક લઈને શ્રીજી મહારાજે પ્રથમના એકતાલીસ માં શુદ્ધા અદ્વૈતનું કર્યું છે સ્વ સ્વકૃત વિચિત્રની શું બહુશ્યામ પ્રજા એ કેમ થયા એ વચના મત માં લીધો છે અને એ આખી વેદસ્તુતિ ગોપાળાનંદ્ય લખ્યું છે છે મારી પાસે ગોપાલનંદ સ્વામી ભાગવત પંચમ સ્કંદ સ્કંદ ઉપર એકાદશ સ્ક અગિયારમું ભાષ્ય લખ્યું છે ગોપાલનંદ સ્વામી ઉપનિષદ ઉપર ભાષ્ય લખ્યું છે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય લખ્યું છે એ જ સ્વામી હનુમાનજી ના મંત્રો પૂજા વિધિ પણ લખી છે મુક્તાનંદ સ્વામી બ્રહ્મસૂત્ર નામ આવેલી સ્તોત્ર લખ્યું છે એમણે ઉદ્ધવ ગીતા લખી છે એમાં ઉદ્ધવજી નો સંવાદ છે એમણે દસમસ્ક દોહા ચોપાઈમાં લખ્યો છે ઘણું લખ્યું છે નિષ્ફળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશ લખ્યો ને એને લખી છે ગોપીઓની કથા એમણે લખી છે પુરુષોત્તમ પ્રકાશ પેલા લખ્યા પછી આવે છે આ દેખો મગજ ખોલ કે પુષ્કો સોચો નિત્યાનંદ સ્વામીની સ્વરૂપ નિષ્ઠા સર્વોપરી નિષ્ઠાઓ પર કોણ બચ્ચો આંગળી બતાવી શકશે શ્રીહરિક કવચ લખ્યું છે હનુમાનજી કવચ લખ્યું છે કવચ ધારણ કરવાનું હોય એમણે એમણે લખ્યું છે શ્રીહરિક કવચ તો બધા જાણતા છે કદાચ પણ હનુમાનજી હનુમત કવચ એમણે જ લખ્યું છે નિત્યાનંદ સ્વામી એટલે મેં પેલા કહ્યું કે એમની સ્વરો પરી ઉપાસના વિશે કોણ આંગળી ઉચ્ચાર કરશે રૂઆ રોંગટે ખડે હો જાય બાદ સુનલો અવતાર ચરિત્રમ ભગવાન કૃષ્ણ વગેરે અવતારો ચરિત્રો નિત્યાનંદ સ્વામી એની ડાઉટ જે માર્ગે ચાલ્યા છે ચલા છે મહારાજે ત્યાં ચાલો હું એક પ્રશ્ન કરું આવું બધું આ સંતોએ અને શ્રીજી મહારાજે શું કામ કર્યું બેઝિક પ્રશ્ન શ્રીજી મહારાજે એટલું સ્થાપ્યું શું કામ આટલું બધું કર્યું શું કામ આટલું આગ્રહ શું કામ રાખ્યો અને આ ગોપાલ માંડીને મેં જે વાત કરી નિત્યાનંદ સામે એ બધું આ અવચાર ચરિત્ર અને હનુમાનજી વગેરે આ બધું કર્યું શું કામ જરૂર શું તમે તમારી રીતે વિચારતા શો પણ હું તમને કહું આ દેશમાં બ્રાહ્મણો સંતો અને ભક્તોએ ભૂખ્યા મરીને વનના ઘાસપાત ખાઈને અરે સાહેબ પોતાના પ્રાણના બલિદાન આપીને વેદ ઉપનિષદ ભાગવત ગીતા રામાયણ વગેરે અવતારોની કથા સાચવી છે અવતારો મંદિરોના મંદિરો સાચવા છે એની પૂજા અર્ચના કરી છે પ્રાણના ભોગે કરી છે સેંકડો હજારો હજારો યુગોથી કરતા આવે છે અને એ બધાએ સાચવું શાસ્ત્રો સાચવા દેવોના અવતારો સાચવા ત્યારે હિન્દુ ધર્મ ટક્યો છે એ બધું સાચવું ત્યારે હિન્દુ ધર્મ ટક્યો છે અને હિન્દુ ધર્મ ટક્યો છે ત્યારે હું તમે આજે હિન્દુ તરીકે બેઠા છું અને હું તમે હિન્દુ તરીકે બેઠા છીએ ક્યારે જ હું તમે સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાય નહીતર ક્યારના મુસલમાન થઈ ગયા હોત મુસલમાન કોઈ આપણે ગીતા ભાગવત વેદ ઉપનિષદ સાચવવાના છે આ સંતો બ્રાહ્મણો એ વિશેષ પ્રાણના બલિદાન આપી આપીને આપણી સુધી એમણે આ વેદ પહોંચાડ્યા ગીતા પહોંચાડી ભાગવત પહોંચાડ્યા મહાભારત જેવા ગ્રંથો પહોંચાડ્યા ત્યારે હિન્દુ ધર્મ ટક્યો છે આ હિન્દુ ધર્મ ટક્યો છે ત્યારે આપણે સ્વામિનારાયણ સંપ્રદાય ના છે સ્વામિનારાયણ ત્યારે સંપ્રદાય છે ત્યારે જ વૈષ્ણવ સંપ્રદાય છે ત્યારે જ શૈવ સંપ્રદાય છે ત્યારે જ રામાનંદી સંપ્રદાય છે હિન્દુ નો તો બધા મુસલમાન થઈ ગયા તો શું હતું તમે બોલો વિચારો એનો આધાર શું હોય ભાગવતાધિક વેદા શાસ્ત્રો મંદિરો દુઃખની વાત છે આ હિન્દુઓ થઈને જ હિન્દુ ધર્મ એને ગમતો નથી એના મંદિરો ગમતા નથી હિન્દુ ધર્મનો વિરોધ કરે છે એના ઉત્સવનો વિરોધ કરે છે રામ મંદિર ગમતું નથી શિવ મંદિર ગમતું નથી રામ મંદિરના તાળામાં આ હિન્દુઓ જ છે કોઈ વિચારતું તમે શું છો શું કરો છો બેઠાની ડાળ ઉપર કુહાડો મારો છો હિન્દુઓ કપાય મરી જાય તો જે હિન્દુ છે ને હિન્દુ ધર્મના વિરોધી છે જેને આ મંદિરો તૂટી જાય તો એક શબ્દ બોલતા નથી હિન્દુ હોવા છતાં હિન્દુનો વિરોધ ધર્મ કરે છે એ લોકો સમજી લેજો તમે એટલામાં બધું બધું સમજી લેજો બધું મારાથી ન કહી શકાય અને કઈક મુસ્લિમને જો તકલીફ પડી હોય તો બધા જ બેફામ બોલવા માટે છે ચેનલો ગજાવી મૂકે છે કોઈ હિન્દુ નો પક્ષ લેતું નથી કોઈ હિન્દુ મંદિર નો પક્ષ લેતો નથી હિન્દુ હોવા છતાં હિન્દુ વિરોધી છે એ લોકો સમજાય છે ને બધું એક શબ્દ બોલતા નથી કોઈ પક્ષ લેતા નથી અને જયારે કપાય છે ત્યારે કોઈ કઈ બોલતો નથી હિન્દુઓ કપાય છે ત્યારે બાંગ્લાદેશ જોયું ને કોણ બોલ્યું માનવ અધિકાર ક્યાં ગયો અને દેશના આ બધા હિન્દુઓ જે હિન્દુ વિરોધી થઈને બેઠા છે છોલ્લક સ્વાર્થ માટે આ લોકના સ્વાર્થ માટે એ શું કરે છે આને આપણે આ જે હિન્દુ ધર્મ હિન્દુ હોવા છતાં હિન્દુ ધર્મનો વિરોધ કરે છે એ લોકો જ્યારે સત્તામાં હોય છે ત્યારે હિન્દુ ધર્મ વિરોધી કાયદા બનાવે છે હિન્દુ ધર્મને નુકસાન થાય એવા હિન્દુ ધર્મ નાશ પામે એવા કાયદા બનાવે છે હિન્દુ મંદિરોને નુકસાન થાય એવા કાયદા બનાવે છે હિન્દુ ધર્મ ના ઉત્સવો બંધ થાય એવા કાયદાઓ બનાવે છે હિન્દુ ધર્મ રજા ન મળે એવા કાનૂન બહાર પાડે છે સમજાય છે આ સમજી લેવું જોઈએ આપણા હિન્દુઓ એક આપણા હિન્દુ ધર્મ વિરોધ કરે ભલે હિન્દુઓ તો ગમે તે હોય એને આપણે ટેકો ના ઉપાય સહાય ન કરાય મદદ ન કરાય ના રેવાય કારણ કે હિન્દુ ધર્મનો નાશ થવાનો છે અને જયારે આ કોમી ભાઈ તમને તો ખબર નથી તમે ત્યારે આજે ત્રીસ વર્ષ થઈ ગયા ગુજરાતમાં ભાજપ સરકાર બાકી અમે તો જોયું છે અમે સિત્તેરે પહોંચવા આવ્યા એટલા બધા હિન્દુઓ કપાતા એ બધું દ્રશ્યો ભૂલાતા નથી તમને નથી ખબર કારણ કે આ તો જન્મ આજે ક્યાં છે સમજાવતું નથી લોકોને એ જયારે કાપા કાપી થાય છે ગમે ત્યાં એની સ્ટે કોઈ પણ ત્યારે એ વિરોધી જે મારવા માટે જે હથિયારો લઈને નીકળે છે ત્યારે એ કોઈ જોડતું નથી હોય પાર્ટી છે આ ટેકો દેનારાને મારી કઈ પાર્ટીનો છે કે નહી વાત આવો જે હિન્દુ વિરોધી જે કોઈ હોય જે કોઈ લોકો હોય એને જે હિન્દુઓ થઈને ટેકો આપે છે એને મારા સીધો પ્રશ્ન છે કે તમને તમારા છોકરા છોકરી દીકરા દીકરી વાલા છે એને એના દીકરા દીકરી વાલા હોય છે તો હા તો યાદ રાખો તમે હિન્દુ વિરોધીઓને ટેકો આપીને તમે એને બળ આપો છો હિન્દુ વિરોધીઓને અને જ્યારે સમય આવશે ત્યારે એ લોકોને હાથે તમે જેને ટેકો દીધો છે એ લોકોને હાથે જ વંશ કપાશે ત્યારે તમે કુળઘાતીના પાપમાં ભાગીદાર છો તમે જ તમારા દીકરી દીકરીઓના કાતિલ હત્યાના ભાગીદાર છો પાપના તમે તમારી બેન દીકરીઓને ઉપર થતા અત્યાચારના પાપના તમે ભાગીદાર છો તમે ઉભું કર્યું છે આ પાપમાંથી છૂટી ન શકો કેટલા નિર્દોષ અને પવિત્ર સંતો અને ભક્તોનું જે મોત થઈ જાય એમાં કોમી હોલણમાં એ પાપમાં ભાગીદાર તમે છો માટે થોડું સમજો વિચારો તમે શું કરો છો તમે તમારા કુળનો નાશ કરવા માટે આ કરી રહ્યા છો વિચારો માટે એક રહો નેક રહો સૈફ રહો આ કરો છો તો જ તમે સુરક્ષિત રહીશો તો જ હિન્દુ ધર્મ બચશે ટૂંક ન વિચારો બહુ ભાઈ હિન્દુઓને પણ પ્રાર્થના છે કે પોતાના બચ્ચાઓને બાળકોને પરિવારમાં એને ભગવાનને મંદિરે જતા હિન્દુ મંદિરે જતા શીખવાડો એને રામાયણ આપો એને ગીતા આપો એના ચરિત્ર કહો આજે તો મીડિયામાં ઘણું મળે છે એ સંભળાવો દેખાડો બાળકોને સંસ્કાર પાડો મંદિર જતા કરો તમે પણ મંદિરે જાઓ ઘરમાં સુંદર છબીઓ રાખો મૂર્તિઓ રાખો આરતી ઉતારો દીવાબત્તી કરો અગરબત્તી કરો પ્રાર્થના કરો સ્તુતિ કરો બે શ્લોક બોલો ભગવાનને પ્રણામ કરો અને સાવ એક ને એક બે જેવી વાત છે કે જે પ્રજા પોતાના ઇતિહાસને સંસ્કારને ભૂલી જાય છે સંસ્કૃતિને નષ્ટ થઈ જાય છે આજે જોવા મીડિયમ ઇંગ્લિશમાં ભણે એની ના નથી પણ આજે કોઈને સોમવાર મંગળવાર બુધવાર આવડતું નથી સંડે મંડે ચૂંટણી કરે કારમ અક્ષર પોલ વૈશાખ જે તો શ્રાવણ ભાદર આશો કોઈને આવડતા નથી એને જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ ઓક્ટોબર ડિસેમ્બર સુધી શું કહેવાય બધી પક્ષે શું કહેવાય કશી ખબર નથી થવાય ખબર નથી શ્રાવણ મહિનો શું કહેવાય કશી ખબર નથી બાળકો આપણા ઘરડાઓ હતા ને એ છોકરાને ઝુલવતા ઝુલવતા એવું શીખવા સાવ સાદા કે રામ નામ લાડવા ગોપાલ નામ ઘી રામ નામ લાડવા રામના નામ શીખવાતા રામની કથાઓ કેતા બાળકને જન્મથી થતું હું હિન્દુ છું પેટમાં પોટીને સાંભળેલી વીરામ લક્ષ્મણની વાત શિવાજી હારડા ત્યારે હિન્દુ ધર્મ ટેક્યો છે ને ત્યારે આપણે હિન્દુ તરીકે બેઠા છીએ ને જીવિત છીએ અને ત્યારે કોઈ પણ એક વૈષ્ણવ કે સ્વામીનારાયણ કે એ સંપ્રદાયને આપણે જીવિત થઈને બેઠા છીએ સાચું છે ખોટું અંગ્રેજીનો અભાવ પણ ન હોવો જોઈએ ને અંગ્રેજી ભાષાનો પ્રભાવ પણ ન હોવો જોઈએ અભાવ ન હોવો જોઈએ જરૂરી છે પણ પ્રભાવ પણ ન હોય કે એના અંગ્રેજીના પ્રભાવમાં તમે આપણા સંસ્કારોને ભૂલી જાઓ મંદિરોને ભૂલી જાઓ ભાગવત રામાયણ શાસ્ત્રોને ભૂલી જાઓ ઉપાસનાને ભૂલી જાઓ નામ જપને ભૂલી જાઓ સાધુ સંતોને ભૂલી જાઓ એ પ્રભાવમાં લેવાય છે એ મીટ્ટી હે બોલી આ કરવું જોઈએ તમને અદભુત ત્યાં યહુદી ધર્મ છે આજે પણ છે એ પ્રજાને યહુદી પ્રજા કહેવાય છે યહુદી ધર્મ નો મુખ્ય ધર્મ ગ્રંથ તાલ મુદ ગ્રંથ છે આજનું જે ઈરાક છે એ ત્યારે બેબી લોન કહેવાતું ઈરાક વાસીઓ કરી નાખ્યો દરિયા માર્ગેથી ત્યાં સીધું પડે છે પણ સમજો સમજદાર મારા સાંભળ્યા પ્રમાણે વિશ્વમાં બુદ્ધિશાળી પ્રજા હોય તો યહૂદી પ્રજા છે એમ કહેવાય છે એની બુદ્ધિશાળી પ્રજા શું કરે છે તમે જુઓ આવી પરિસ્થિતિમાં ભાગદોડની તહસનહસની અસ્તવ્યસ્ત દિશા દશામાં એમનો ધર્મગ્રંથ તાલ મુદ્દ છોડ્યો નહીં ભટકતા થઈ ગયા ગ્રંથો લઈ નીકળી ગયા કેટલું સમજાય છે આ હશે ને બેઠા થઈ જશે સાહેબ ઐતિહાસિક ઘટના સુનારા તાલબુદ્ધ યહુદી ધર્મનો ગ્રંથ લઈને નીકળી ગયા એની કથા કરે બાળકોને શીખવાડે એ પ્રમાણે પૂજા આરાધના કરે પ્રભુને પ્રાર્થના કરે યહુદીઓ જીવી ગયા ખુમારીથી બેઠા થઈ ગયા પાછું ઇઝરાયેલ વેસારી ધર્મ જવાનો દીધો શેના આધારે બનો એના ગ્રંથ થયો આવશે તો બધું છે એમણે ઈઝરાયલ ઉપર હુમલો કર્યો અને આખું ઝેરુસલેમ એમનું પાટનગર કહેવાય ધર્મનું કહો રાજ્યનું કહો એનો ઘેરો ગાલ પીધો અને લશ્કરનો વડો હતો Vespasian, v e a -S -P a s p અત્યાચાર શરૂ થઈ ગયો ધ્વજ થવા માંડ્યો એ વખતે ત્યાં ઈજરાયલ ના ધર્મગુરુ એને રબાઈ કહેવામાં રબાઈ એને વિચારી લીધું પ્રકાંડ વિદ્વાન હતા એના ધર્મ ગ્રંથના ઓર ઉપરાંત બે વસ્તુ બચવી જરૂરી છે અત્યારે એમણે વિચાર્યું મારી સાથે ચાલજો તમે એક હું બચવો જોઈએ કારણ કે મારી પાસે પ્રકાંઠ વિદ્વત્તા છે ગમે રીતે હું બચવો જોઈ બીજું આ તાલબ ધર્મ ગ્રંથ આપણો બચવો જોઈએ બે ગયું યહુદી ધર્મ ગયો સાથે મંત્રણા કરી અને મરવાનો ઢોંગ કરી દો કોફીન લાવ્યા લાકડાની પેટી તાલમુજ સાથે લીધું અને એમાં ગયા કોફીન ફિટ કરી દીધું પેટી અને એના સેવ કોઈને માથે ઉપાડી દફન કરવા માટે નીકળ્યા કેમ બચાવવા છે બે જ વસ્તુને બચાવવાની છે લશ્કર હતું ચોતરફ રોક્યા કહ્યું કે અમારા મુખ્ય વ્યક્તિ છે અમારા કુળના છે અમારા પરિવારના છે પ્લીઝ અમને બહાર દફન કરવા માટે જગ્યા ત્યાં લઈ જવા દો બહુ કાકડી કરી એટલે જવા દીધા સેફ નીકળી ગયા દૂર જંગલમાં જઈને ખોટી પેટી ખોલી હાથમાં તાલમુદ લઈ અને પેલા બેન જા ઉભા થયા હાથમાં તાલમુદ સાથે હતા એ માણસો તાલમુદ ગ્રમ થાય આ તમે સાચવો તો તમે હું લશ્કરના સરસેનાધિપતિ વેશભાઈને મળવા જાઉં છું બાપ રાય રાય નાખે તમે ચિંતા ન કરતા મળ્યા વગર છૂટકો નથી મને પાસે જવા દો ખુલ્લા હાથે ગયા વેસભાઈ લશ્કરો આમ જોઈ રહ્યો કઈ યહુદી દેખાતા હતા કોણ છો હું ધર્મગુરુ છું જેવું ધર્મનો અરે તમારી હિંમત કેમ ચાલી મારી પાછળ વિકરાળ પ્રાણીઓને પણ હું આમ હાથની ચોડી નાખું તમે હિંમત કરી હા એટલા ફૂલ જાઓ મૃદુ લવાજ બોલ હા મારે તમને ભેટ આપવી છે ઓ અદભુત ભેટ આપી છે મારા આશીર્વાદ આશીર્વાદ કહો તો આશીર્વાદ અને ભવિષ્ય કહો તો ભવિષ્ય એ અદભુત ભેદ તમને આપવા આવ્યો છું કોને ના પણ સાંભળો વેસપાઈડ એના બદલામાં હું એક નાનકડી માગણી મૂકીશ એ તમારે મંજૂર કરવાની સાહેબ આમ રડા થઈ જાય આપડા સરસેના અધિપતિ કે વેસભાઈ જો એવું જ અભુત આશીર્વાદ અને ભવિષ્ય હશે તો હું જરૂર તમારી જે કહું તે માગ શું છે આપણી માગણી મારી નાનકડી માગણી છે મને મારી રીતે એક સ્કૂલ શાળા બનાવવા દેવાની અને એમાં મારા યહૂદી ધર્મનું શિક્ષણ અને એના ધર્મ ગ્રંથનું શિક્ષણ આપવા મંજૂરી આપી અને એમાં હું જે મોટા મોટા વિદ્વાનો મને ચાહે તે રાખું એને ઉપર કોઈ પ્રતિબંધ નહીં અને કોઈ શિક્ષણ આપવા ઉપર પ્રતિબંધ નહીં આટલી જ નાનકડીમાં ખડખડાટ પેલો હસ્યો બાલીશ છોટા સા બચ્ચા હો આવજ્યનો આશીર્વાદ આપવાનો આગળ બોલી ગયો પણ એક આટલી જ માગણી છે તો કે હા ઠીક છે તો શું તમે મને ભેટ આપવાના છો શું આશીર્વાદ છે જો અદભુત આશીર્વાદ છે અદભુત ભવિષ્ય છે તો તમારી માગણી જરૂર સંતોષ તમે ટૂંક સમયમાં રોમન રાજ્યના સમ્રાટ બનશો અશાખ હું સેનાધિપતિ છું રોમન સમ્રાટ ના બની શકાય મારા આશીર્વાદ છે ભવિષ્ય કહો તો ભવિષ્ય અને આશીર્વાદ કહો તો આશીર્વાદ તમે રોમન સમ્રાટ બનશો તો તમારી માગણી શું છે બોલો એટલે આ માગણી કીધી એટલે હશિયા બાલીશ આટલું મોટો આશીર્વાદ આટલો મોટો અદભુત ભેટ અને ભવિષ્ય એની સામે આટલું જ આટલાથી મને સંતોષ છે શું વાત કરો તમે જોવો તો કરે એટલે શું માગ્યું ધર્મનું શિક્ષણ પાઠશાળા ધર્મગ્રંથનું શિક્ષણ સાહેબ આપણને કોઈને સૂજે છે આવું આશીર્વાદ કેવો આવ્યો રોમન સમ્રાટ નો ભવિષ્ય આપ્યું જો હું રોમન સમ્રાટ બનવું તો તમને આ મંજૂરી છે સ્વીકારી લીધું સાહેબ થોડા દિવસમાં રોમન સમ્રાટ નિરોએ સ્વ પોતે આત્મહત્યા કરી કેબિનેટ સેનેટ મળી અને એ જ ક્ષણે આ લશ્સર સેનાધિપતિ વેસ્ટાઈ ન હતો એમને રોમન સમ્રાટ તરીકે જાહેર કર્યો પ્રતી દુઆ આશીર્વાદ કહો કે ભવિષ્ય પણ બાંધી લીધો કરવા તમે જોવો તો ખરા ભાઈ આપણે કેવા છે એને વિચારનારી પ્રજા કેવી છે આપણે હિન્દુઓને શરમથી માથા નીચે ઝૂકવા જોઈએ જે આપણે ગીતા અભ્યાસક્રમમાં આવે એનો પક્ષ લઈ શકતા નથી હ એમણે શાળાઓ ખોલી વિદ્વાનો રાખ્યા તાલમુદ ધર્મ ગ્રંથ નો અભ્યાસ કર્યો વિદ્વાનો દ્વારા શિક્ષણ કર્યું ઈઝરાયલ બેઠું થઈ ગયું આજે દુનિયા નું હું તમે જુઓ હજી યહુદી ધર્મીઓને માટે કાયદાઓ જુદા છે કઈક જયારે મારી સમજણ પ્રમાણે ધર્મ બચવો જોઈએ સમજણ જોઈ હિન્દુઓનો નાશ કરવા બેઠા છે આ ભાગવત વેદ ઉપનિષદ ગીતા બચશે તો જ હિન્દુ ધર્મ બચશે તો જ હિન્દુ ધર્મ બચશે આ શું કામ કરે છે આપણે સંકુચિત માનસ સમજી નથી શકતા એટલે શ્રીજી મહારાજ શિક્ષા લખે છે ત્રાણું માંથી પંચાણું શ્લોક સુધી આઠ સત્ત્રો છે ભાગવત ગીતા વિદુરનીતિ વિષ્ણુ સહસ્ત્ર નામ જે મહાભારતમાં છે સ્કંદ પુરાણ વાસુદેવ મહાત્મા અને યાજ્ઞ કે સ્મૃતિ ઈષ્ટ છે અમને પ્રિય છે એટલું કઈ અટક્યા નથી હવે કાન ખોલી ને સાંભળજ પછી લખ્યું છન્નું શ્લોક મિષ્યે સકલે શ્રોતવ્યાનથ પાઠ્યાની કથનીયાની છે શ્રીજી મહારાજ શું કહે છે પોતાને હિતને ઈચ્છતા મારો શબ્દ આવ્યો દ્રષ્ટિ સંતોએ જે ભાષ્યો લખ્યા મથા નથી લખ્યા શ્રીજી મહારાજે જો લોંગ ટાઈમ તમે આ શબ્દ આખી શિક્ષા નથી અહીં મૂક્યો તમે તમારા હિતને ઈચ્છતા હો તો આ ઘણા લોકો શિક્ષાપત્રીમાં આજે બધા ફાટા પડી ગયા એમાં કોઈ કોઈ કહેતા શિક્ષાપત્રી તો સામાન્ય છે અને એ સર્વજનહિતાએ લખી છે સર્વ સામાન્ય માણસો માટે લખી છે મત શિષ્ય મારા શિષ્યોએ પછી અટક્યા નહીં સાંભળવા સર આગલી વાત કરી બધી તાળો મળી ગયો ને એને સાંભળવા અને બ્રાહ્મણ હોય એમણે પાઠિયાની ભણવા એની કથા કરવી અવતારો સાચવાય છે તો તમારું અસ્તિત્વ છે હવે તો તમને આમ એક ને બે દિવામ બરાબર સમજાય ગયું એટલે પાછા કેટલા ભગવાન સ્વામિનારાયણ આમ વે છે એ આપણા સંપ્રદાયના પ્રમાણરૂપ છે આઠે નામ ગણાય હવે મારે જે કેવું છે ને એ હે હા કુછ લોકો અચ્છા નહીં લાગે લેકિન જો હે શું હે અબજી બાપાના નામે જે વચરામૃત જે લખાયું એમાં વડતાલના અઢારમાં શ્રીજી મહારા આઠ શસ્ત્રાસ્ત્ર લખ્યા ગણાવ્યા એની જે ટીકા છે એમાં એમ સમજાવવામાં આવે છે કે શ્રીજી મહારાજે અહીંયા આઠ શસ્ત્રાસ્ત્રો કહ્યા એ તો પરોક્ષના છે અને મધ્યના અઠાવન માં વચ્ચે અમૃતમાં મહારાજે એમ કહ્યું છે કે આપણા સંપ્રદાયની પૃષ્ટિ આપણા ઈષ્ટદેવ સંબંધી સંપ્રદાય સંબંધી ગ્રંથો એનાથી જ થાય છે તો આ તો વિરોધ આવ્યો તો આનું શું બાપાશ્રીને નામે ઉત્તર લખાય છે બાપાશ્રી એમ થી એને નામે ઉત્તર આશ્રમ આ છે લખાય છે શું ઉત્તર લખી સાંભળજો શ્રીજી મહારાજ મનુષ્ય ભાવે બોલે છે એટલે પરોક્ષ શાસ્ત્રોના નામ લીધા છે આપણે એ પરોક્ષ શાસ્ત્ર ને નહીં આપણા સંપ્રદાયના વચનામો ભક્ત ચિંતા મળી હરિચરિત્ર ચિંતા મળી હરિ લીલામોરો સત્સંગી જીવન સત્સંગી ચૌદ ગ્રંથોના નામ ગણાવ્યા આપણે આ શાસ્ત્રો ભણવા વાંચવા સાંભળવા અને એમાં જેમ કહ્યું છે તેમ કરવું ધેટ ઓલ એનો મૂળજો જ કાપી નાખ્યો સમજાય છે હિન્દુ ધર્મનું પોષકતાનું જે મૂળ્યું હતું ને કાપી જેના માટે શ્રીજી મહારાજ આમ જીવ ઉપર આપેલી છે જે બધા વચરાબર ટીકાઓ સર્વ સાર ને આ વચરામાં શ્રીજીમાં સંપ્રદાય નું એમ ગણાવી ગણાવી જે વાતો કરે છે એ ક્યાં મેળ ખાય છે અમને ઘણું રોવું આવે છે પણ કોની આગળ રોવા જાય નાખી ભાઈ એમાં સમજો હું તમે તમારી રીતે વાત કહું તમારી પાસે મોબાઈલ છે તમારી પાસે છે તમારી પાસે બધા પાસે છે ઓકે એ મોબાઈલથી તમે ખાવા પીવાનું કપડાં લતા વસ્ત્ર મકાન ગાડી બધું મંગાવી શકો છો તમે બિલ ચૂકવી શકો છો બિલ લઈ પણ શકો છો પૈસા આમથી કરી શકો છો પૈસા તેમથી કરી શકો છો બધું કરી શકો છો કોઈ વસ્તુ વેચી શકો છો કોઈ ખરીદી શકો છો ઘર બેઠા લાવી શકો છો બધાનું સાધન શું છે મોબાઈલ તમારા માટે પોષણ કરતા છે ને બરાબર ક્યાં સુધી એમાં બેટરી ચાર્જ છે ત્યાં સુધી ચાર્જિંગ છે ત્યાં સુધી વીજળી ન હોય તો આ લોઢાનો કટકો થઈ જાય એને મોબાઈલ ન કહી શકાય અવતારો છે પંચશિવ આદિ દેવો છે એ હિન્દુ ધર્મ પાવર હાઉસ છે એ પાવર હાઉસ છે તો આ જે ફોન છે મોબાઈલ છે ને એ બધા સંપ્રદાયો છે તો એ ચાર્જ થાય છે અને જીવિત રહે છે એનું કામ કરી શકે છે પોષણ કરી શકે અન્યથા જો પાવર હાઉસ બંધ થઈ ગયું જતું રહ્યું તો પશુ જ રહેશે નહીં સ્તંભાવી દેવી વાત છે ને પણ એ હકીકત છે આ અવતારો આ દેવો આ ભાગવત વેદાધિક શાસ્ત્રો હિન્દુ ધર્મ પાવર હાઉસ છે એ જો બંધ થઈ ગયું નીકળી ગયું પતી ગયું કોઈ સંપ્રદાય ન હોય જેમ મોબાઈલ પછી લોખંડનો કટકો થઈ ગયો એમાં કશું કામ ના આવે ભલે તમારી પાસે હોય ભાઈ લોઢું છે પછી અને એમાં પ્રમાણરૂપ શાસ્ત્રો લખ્યા છે તમને ખબર છે આજે વાપરતા હોય કે નહીં અત્યારે મશીનો આવી ગયા હોય નહીંતર તો સોની લોકો સોનું કેવું સાચું ખોટું છે એ કસોટીનો પથ્થર ઉપર આમ કસે તરત જોવે સાચું ખોટું કેટલા વળવું કેટલા પર્સન્ટેજ સોનો છે કસોટી નો પથ્થર એમ આ આઠ સત્ત્રો એ કસોટી પથ્થર છે કે તમે જે તત્વજ્ઞાન રજૂ કરો છો એ આમાં છે એટલે શબ્દ વાપરો પ્રમાણ રૂપ છે ઓથેન્ટિસિટી પ્રમાણ પ્રામાણિકતા સિદ્ધ કરવાનું પ્રમાણિત કરવાનું આ સાધન છે અહીંયા કશો એટલે લખી ગયા છે તદ્દન જૂઠ છે અક્ષર પુરુષોત્તમ દર્શન અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત વિશ્વવાદી છે બધા રામાનુ પીઠના વિરુદ્ધ છે એ સબ વિરુદ્ધ હેમત કારણ કે પુરુષોત્તમ નારાયણ સર્વ કારણ ના કારણ છે એ અક્ષર પુરુષોત્તમ દર્શન સિદ્ધાંત સબજો થાય કસોટી ના પથ્થર ઉપર ચાલેલી સાહેબ એટલે લખીને ગયા છે આપણો ભક્તો તમે મૂર્તિના તેજ તેજરૂપ ધામની વાત કરો છો કશું અહિયાં બોલાવો ફડાકોનભાઈ કટ્ટરવાદી લોકો કોણ સમજાય આટલું સહજ આપડે તો આટલું સમજાય તો બસથી જાય કે કેમ રાખવું જોઈએ શું રાખવું જોઈએ કેમ સાચું છે કોણ ખોટું છે કેવી રીતે કરવું જોઈએ એને નથી જ માનવું કે આ આપડે બધા અવતારો દેવો ને બધું ભેળું મંદિર માં હોય આ બધું હોય તો એમાં આપણા ઈષ્ટદેવ ની નિષ્ઠા ને બધું નોખવું કેમ પડે આ બધો લબતો ભેળો હોય તો નોખવું કેમ પડે કેટલા એના બત્રીજા દીકરા દીકરા કેટલું હોય પચાસ જણાનું કુટુંબ હોય તો કેટલું હોય પચીસ જણાનું હોય તો કેટલું હોય જણાનું હોય તો કેટલું હોય પતિ નોખો નથી પડી જતો મને તો રો પણ માનવું નથી એના પતિ માં નિષ્ઠા હોય એને એનામાં જેવો પ્રેમ હોય એવો કોઈ પરિવાર કોઈ માનો હોય એ પતિ વરી છે હે પ્રીત નો મિન મિનિંગ મિનિંગ સમજો તમે આ તને જો નરસિંહ મહેતા હોય કે આપડા પર્વતભાઈ હોય કે ગોવર્ધનભાઈ હોય બધા ઘરમાં જ રહેતા હતા ને ઘર ભાગીને ભક્કી તો નતા જ ગયા એમને શ્રીજી મહારાજ સિવાય ક્યાંય પ્રીત હતી આખા બ્રહ્માંડમાં ક્યાંય છતાં એમના દીકરા દીકરી બધામાં એને જાળી મળી રહેતા કે નહીં એને નોખું પડી જતું હતું કે નહીં કે મારો ધણી કોણ છે નરસિંહ બધા સાચું થતું સાચું સાચું થત ગોવર્ધન છતાં એને ક્યાંય પ્રીત નગવાન પુરુષોત્તમમાં પ્રીત અનન્ય રાખવી અને આ સાચવું એને તો સમમ યોગ મુચ્ય હે અર્જુન સમતા છે એ યોગ છે હા એને એના પતિ જેવો ક્યાંય ન હોય એ જ આ બચવા પતિ જેવી ક્યાંય ન હોય એવી ન હોય એના મને વાગે છે તમને દ્રષ્ટાંત વિધા દીધા વગર સમજાય હજી મહાપુરદાસજી સ્વામી આપણે જે ગોપાળાનંદ સ્વામી સાથે અઢાર વર્ષ રહ્યા અને જુનાગઢ ગુણાતીતા સ્વામી પાસે બત્રીસ વર્ષ રહ્યા એ મહાપુરદાસ સ્વામી કેવા શિવજી એની સાથે સાક્ષાત વાતો કરે હલ્યાદા તા સાથે ચાલ્યા જાય ગણ હનુમાનજી એની સાથે વાતો કરે કઈ કામ હોય તો થાય અરે એક દિવસ રણછોડરાય ત્રિકમરાય એ મૂર્તિ મધ્ય છે ત્યાં દર્શને આવ્યા આ પેલા હું એમને તમને એનું એનું એનું પોઝિશન તમને કહી દઉં રણછોડરાય ત્રિકમરાય જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના મધ્ય બિરાજે છે બાજુમાં મહાદેવ સિદ્ધેશ્વર થી બિરાજે છે એ રણછોડ ત્રિક આગળ પ્રાર્થના કરીને જેમાં આમ મસ્તક નામ દર્શન કર્યા હતા રણછોડ ત્રિકમરાય બોલ્યા તરફ સાક્ષાત પ્રગટ થઈને ભાઈ સ્વામી અઠવાડિયાથી અમારી આરતી ઉતારવા કેમ નથી આવતા અરે છું ને મારાથી સારો થયો ને એટલે હું આ આવ્યો સારું વાંધો નહીં પણ હવે આવજો બોલો હા આવીશ આવતા તો અમે આવતા પણ આ લાડ દર્શન ભાવ અને છતાં એની નિષ્ઠાનું દ્રષ્ટાંત આવું આ બધું છે છતાંય તમે જો આ કે હશે ને બધા નોખવું કેમ પડે મહાપ્રધાસ સ્વામી કે હું ઘેરે હતો ત્યારે મેં વૈશાખ મહિનાપ કર્યું વૈશાખ મહિનો ગરમીનો એ તપ કર્યો લાંબુ થાય હું તો મહિનો પૂરો થયો પછી હું મારા આશને સૂતો હતો ત્યાં તો સાક્ષાત બદ્રીપતિ નરનારાયણ પધાર્યા દર્શન કર્યું થોડી વાતો થઈ પ્રણામ કર્યા બીજી રાત્રિ વૈકુંડ વાસુદેવ નારાયણ આવ્યા મને દર્શન થયા પ્રણામ કર્યા વાતો કરી અદૃશ થઈ ગયા ત્રીજો દિવસો થયો સાક્ષા લક્ષ્મી નારાયણ દેવ જે પધાર્યા આ પોતાના હાથે પ્રસંગ લખ્યો છું પ્રસંગ નંબર ચાર એમાં છે લક્ષ્મી નારાયણ પધાર્યા ને દર્શન કર્યા પ્રણામ કર્યા થોડી વાતો કરી અદ્રશ્ય ચોથી રાત્રિ શ્રી કૃષ્ણ ભગવાન પધાર્યા દર્શન થયા પ્રણામ થયા થોડી વાતો કરી અદ્રશ્ય થઈ ગયા પાંચમી રાત્રિ ભગવાન સ્વામીનારાયણ પધાર્યા ઘેલા ઘેલા ઘેલા થઈ ગયા મારો બાપલીઓ આવ્યો મારો બાપ આવ્યો મારો બાપ આવ્યો હાથ પકડ્યા લાડ કર્યા મહારાજ રાજી થયા સ્વામી તમે બહુ તપ કર્યું એટલે અમે તમને દર્શન દેવા આવ્યા વાહ મહારાજ બહુ દયા કરી આનંદ જોવો નોકું પડી ગયું છતાં એને નફરત છે છતાં એને છોડી દીધું એ ભાઈ પ્રીત ન થવી અલગ વાત છે નફરત થવી નફરતી છોડી દેવું અલગ વાત છે આટલા સમજો ભેળું રહેવાની પ્રીત ન થવી એ કળા છે અને નફરત કરવી છોડી દેવું એ અલગ વાત છે કેમ તમે તો કોઈ ફોટો રાખે તો રાખવા નથી દેતા કોઈ ભાગવત રાખતા નથી ભાગવત સાંભળતા નથી સાંભળવા દેતા નથી સાંભળે નો કરો છો અવતારો કોઈ કથા કરવા દેતા કથા સાંભળતા નથી પંચદેવમાંથી કોઈને પૂજતા નથી આને શું કહેવાય શીરજી મહારાજ અત્યારના સોળમાં હનુમાનજી નું દ્રષ્ટાંત મૂકીને તો કમાન કરી છે હનુમાનજીની ભક્તિ એ જ હનુમાનજી મહારાજ શ્રી કૃષ્ણ મહાભારત જુઓ ભગવાન સ્વામિનારાયણ સાથે કેટલા પ્રસંગ એમણે નફરત કરી એમણે છોડી દીધા બે જ વાક્યો મારા છે પ્રીત કરવી પ્રીત ન થવા દેવી અલગ વાત છે નફરત અને છોડી દેવું નફરત થી અલગ વાત છે આ મહાપુર હનુમાનજી નો દ્રષ્ટાંત અદભુત સ્વામીની વાતો વાત નંબર એકસો ને છોતેર વન સેવન સિક્સ એક અદભુત સ્વામી નો ગ્રંથ પુસ્તક કુંડળ વાળા જ્ઞાન સ્વામી એ શું કર્યું કે અદભુત આનંદ સ્વામીના હસ્તાક્ષરના હસ્તાક્ષરનો ફોટો છાપ્યો જ્યાં ફેરફાર થયા હોય ત્યાં એના ફોટા છાપ્યા મૂળ પ્રથમાંથી આ જોઈ લો સ્વામીના તમે એ વાંચો તમને અદભુતના હસ્તાક્ષર વાંચવાનો દર્શન નો ધન્યતાનો અનુભવ થશે અને મૂળ વાત જાણવા મળશે ફોટો કોપી કરીને છાપી દીધી એનો હસ્તાક્ષર અદ્ભુતાન અક્ષર હાથ એ તમને જાતે એમાં પ્રસંગ લખ્યો છે આમ જાણીતો છે અને આખો કોઈ કહેતા નથી શ્રીજી મહારાજ વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા રણછોડરાય છે એ તો પછી પધરાવ્યા છે થોડા એક વખત પછી પણ લક્ષ્મીનારાયણ પધરાવ્યા વૃંદાવન વિહારી પધરાવ્યા પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા ધર્મભક્તિ વાસુદેવ પધરાવ્યા હે મુખ્ય મંદિર કોનું છે કેમ કહેવાય લક્ષ્મીનારાયણ દેવ બરાબર છે એ મંદિરને શ્રીજી મહારાજ રોજ સવારે ઉઠીને નિત્યકર્મ આ તે બધું કરીને બસો પ્રદિક્ષિણા કરતા બરાબર છે બસો પ્રદક્ષિણા કરતા સાથે સંતોષ કરતા મહારાજ કરતા હોય શ્રીજી મહારાજ પોતે ભગવાન સ્વામિનારાયણ આ દેવો ને પ્રદક્ષિણા કરતા હોય તો પાછળ દોડે તો પ્રદક્ષિણા કરતા એમાં એક દિવસ મુક્તાનંદ સ્વામી મહારાજ તો રોજ કરે મુક્તાનંદ સ્વામી હાથ જોડી પ્રદક્ષિણા ફરતા ફરતા કહ્યું કે મહારાજ અમે તો જીવ છે અમારે આ બધું કરવાનું હોય તમે તો સ્વયં પુરુષોત્તમ નારાયણ છો તો તમે આ શા માટે આટલી બધી પ્રદક્ષિણાઓને આવું કરો છો મારા કે બોલ્યા નહીં ત્યારે પ્રદક્ષિણાઓ પૂરી થઈ સૌ સેના આસને ગયા રામપ્રતાપભાઈનો બંગલો કહેવાય છે ત્યાં મહારાજનું આસન હતું ભોજન જમવાનું બધું થઈ ગયું સંતોને મહારાજ પણ થાળ જમી લીધો ધોલ્ય બેઠા અને પાર્સદોને કહ્યું મુક્તાનંદ સાહેબ સંતોને બોલાવો હવે મારા જ ખોલે બ્રહ્માનંદ સાહેબ બધા આવ્યા પછી મહારાજ મુક્તાનંદ સ્વામીની સામે જોયું સામે તમે તે પૂછ્યું ને કે તમે પ્રદક્ષિણા શા માટે કરો છો તો અમે તમને કહીએ સાંભળો અમે તમને ભગત બનાવવા માટે પ્રદક્ષિણા કરીએ છીએ મુક્તાનંદ સ્વામી કે મહારાજ અમે ભગત નથી થયા ભક્ત નથી થયા તો કે થયા તો છો પણ મારા વિના મારા સિવાય તમે બીજા કોઈ અવતારો વગેરે માનો નહીં તો શું તમે ન માર્વ જ્ઞાતિમાંથી કેટલાય હરિભક્તો થયા છે આ મૂર્તિઓને મૂર્તિને નહીં મૂર્તિઓને મૂર્તિ લીધી હોત ને તો ક્યારે કહીશું મહારાજનું લખ્યું મૂર્તિઓને તમે માનો તો તમને જે જોડાયા છે તમને વળગ્યા છે એટલે જોડાયા છે તમારી સાથે એ સંતો બધા માને એ સંતો જે જોડાયેલા વળગેલા હરિભક્તો છે એ બધા આ મૂર્તિઓને માને એટલા માટે અમે પ્રતિક્ષણા કરીએ છીએ કઈ બાકી રહ્યું પછી બોલ્યા એ મહત્વનું ત્રણ વાત ત્રણ શબ્દો કે આ એટલે કરીએ છીએ કે જેથી ઉપાસના પરંપરા રહે બી કલ્યાણ નો માર્ગ ચાલુ રહે ત્રીજું શું કર્યું આ વાત કર્યા પછી એક શાલિગ્રામ લઈ અને બ્રહ્માનંદ સામે પૂજો આ ત્રીજું પ્રમાણ બીજું કઈ ન આપ્યું શાલીગ્રામ આપ્યા વિષ્ણુ સ્વરૂપ આને પૂજા કરજો કઈ બાકી રહ્યું અવતારો ને દેવો ને શાળીગ્રામો ને વિષ્ણુ ને આ બધાને માનવાની શાસ્ત્રો ને માનવાની શ્રીજી કેટલો દાખલો કરે છે ભાઈ પણ શ્રીજી મહારાજ નું જેને માનવું નથી પછી શું નથી માનવું તો શું દાખલો આપવો થાય શ્રીજી મહારાજ ગઢડા હતા મેથાણ થી કાકાભાઈ પૂજાભાઈ આવ્યા કે મહારાજે એમને કહ્યું બધા બેઠા જતા બધા કાકાભાઈ પૂજાભાઈ દુષ્કાળ પડશે માટે અનાજનો સંગ્રહ કરી લેજો બહુ ભયંકર દુષ્કાળ પડશે ઓગણોતેરા કાળની વાત કરે છે એટલે સંવત અઢારસો ઓગણો સિત્તેર એને કાળ કહેવાય છે ઓગણોતેરો કાળ પડશે તમે અનાજ સંક્રહિ લેજો હા મહારાજ બહુ દયા કરી વાત સાંભળજો ભાઈ બહુ દયા કરી પ્રભુ અનાજ સસ્તું છે અમે અહીંથી પણ ખરીદશું અને બીજાથી પણ ખરીદીએ છીએ રાજી બહુ રાજી વાત પૂરી થઈ ગઈ બજારમાં ગયા અનાજ ખરીદવા ત્યાં લીમલી મૂળજી શેઠ મેળ મૂળજી સામાન્ય માનતા નહીં જે એક વખત મૂળી રાજનું કારભારી એટલું જ નહીં શ્રીજી મહારાજ ઉત્સવના હિસાબ કિતાબમાં મૂળજી શેઠ બધું ઘણું સાચું એટલું જ નહીં વિદ્વાન હતા ભાગવત ભણેલા હતા રામાયણ ભણેલા હતા બીજાને મૂળજી શેઠ રામાયણ ભણાવતા ભાગવત ભણાવતા એને ચૌદ ગ્રંથો લખ્યા છે એવા વિદ્વાન હતા મહારાજી પાસે બેઠા હો મહારાજીની પાસે ઘણા કાગળો લખાવતા નજીક પણ કેટલું એ મૂળજી છે એમને શું કીધું દરબારો શ્રીજી મહારાજ સાધારણ પણ એમ કેતા હોય છે કે અંસંગ્રહ હોય તો સુખી થવાય એટલે આ આજ્ઞાને સાધારણ આજ્ઞા માનવી મુખ્ય આજ્ઞા ન માનવી જો ભૂલ થાય છે જોજો તમે હરી લીલા મૃત સાતમા કળશમાં તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ વિશ્રામ આપ લખ્યું છે પણ લખ્યું છે પણ એમાંથી તમને કહું છું મૂળજી શેઠે શું કર્યું આપણને મૂળજી શેઠમાં શંકા થાય શું કીધું જુઓ ક્યાં કેમ ફાટો પડે છે માટે આ કેતા જોઈ છે ને કે આ સર્વસામાન્ય સામાન્ય જનમતા માટે સર્વસામાન્ય જનસમાજ માટે એમ શિક્ષાપત્રી લખી છે એમ લખી છે આમ મળી જાય કે સામાન્ય આજ્ઞા સાધારણ આજ્ઞા છે મુખ્ય આજ્ઞા ન માનવી કોની શિક્ષા પત્રી અમે કહીએ મુખ્ય માનવી હા મૂળજી છે એ જ ને હું કઉ્ય માનો મહારાજની આખ્યા એ અર્થ તો શું મારા બી આજ્ઞા સાધારણ માનો મારી આખ્યા મુખ્ય માનો એ જ અર્થ થયો ને ભાઈ બધું હું તો ઓપનલી તમને કઉે તો અત્યારે કરતા હોય શિક્ષા પત્રી ને ઓવર કરતા હોય ઓવર કરતા હોય બંધારણ કરતા હોય સિદ્ધાર ઓવર કરતા તો એનો અર્થ શું થયો શ્રીજી મહારાજ ભલે કીધું અમે કઈ માનવ એને મુખ્ય માનું એટલે ન લીધું અનાજ કે મૂળજી શેઠો શ્રીજી મહારાજ પાસે રહેતા હોય પાછા આવા દાયા વિદ્વાન એને રહસ્ય જાણતા હોય વાત સાચી ન લીધું એક દાણો ન લીધો આ ભૂલ થાય છે આપણે શ્રીજી મહારાજ નથી માનતા અને આ બીજું માનીએ ઉતાર્યો આવ્યા સુઈ ગયા રાતમાં પૂંજાભાઈ ને કાકાભાઈ ને ભયંકર ઓગણ કાળના સ્વપ્ન કરતા અમુક લોકો માણસ માણસ નું માંસ ખાતા દેખાયા જાગ્યા ઓહો આવો ભયંકર દુષ્કાળ મૂળજી શેઠ તત્કાળ બન્યા શેઠ અમને આવા સ્વપ્ન આવ્યા બેરજી શેઠે શું કીધું આ ફાટાઓ કેમ પડે છે એ બધું આમાં તમને મળશે મુરજી શેઠે શું કીધું આપણે દિવસે જેનું ચિંતવન હોય ને એ સ્વપ્નમાં આવે સ્વપ્ન સાચા ન મનાય આ કોણ બોલી રહ્યા છે મહારાજની નજીક રહેનારા મુરજી શેઠ વિદ્વાન આ ફાટાઓ આવું નથી થતું સપના સાચા ના મનાય ન લીધું હજી મહારાજનું માનતા નથી મૂળજી શેઠનું માને છે આપણે વિચારવું ભાઈ કોનું માની છીએ હું પેલા બોલી ગયો છું શ્રીજી મહારાજનું માનવું જ નથી ને એનું શું કરું હેરે ગયા મેથાણ ઓહો જીજીભાઈ એમના બેન સમાધિનિષ્ઠ કેવાસોડો તૈયાર કરેન હતા એમને વાત કરી શ્રીજી મહારાજ આવું કીધું છે ભયંકર દુષ્કાળ પડશે માટે અન્નનો સંગ્રહ ભાઈ શ્રીજી મહારાજે કહ્યું છે ને તો અન્નનો સંગ્રહ કરજો જ નહી તો દુખી થશો તો એમાં એનું નહીં શ્રીજી મહારાજ ની અસલી વાત કેતા હોય એનું નથી માનતા આ એ ઉદાહરણ બકવાસ કરે છે એને શું ખબર પડે અમે કેવા મોટા સેવા છીએ તો મૂર્ખ છે આજકાલ આવ્યો છે એને શું ખબર પડે અરે ભાઈ એવું નથી અમે શ્રીજી મહારાજના સિદ્ધાંત માટે પેટ બાળ જીજીભાઈ શું સલાહ દીધી એને મારે કીધું છે તો લેજું હોય ને તો દુઃખી થઈ બેન નો સમાધિ નેજાણતા હતા ન માયનું મૂળ છે માનુ અને ભાઈ પછી જે દુઃખી થી આ છે અનખૂટી ગયું પછી જે રોય રડે માથા પે છાડે એક બાજુ મહારાજ નો આજ્ઞાનો લોપ થયો ક્યાં જાવું કોને કહું આવું આપણું આપણું મોભો આવો આવો આવ્યો હાથ લાંબો કરવો કેમ જીવાય કેમ થાય વાત ટૂંકમાં લઈ લો છું પછી મહારાજે દયા કરીને પછી જેતલપુર થી રામદાસભાઈને કાગળ લખીને એમ કરીને એમને અનાજ અપાવ્યું ત્યારે કાળું ત્યાં દુખી કેવાય ત્યાં આવ્યા છે ને અનાજ અપાવવાના બધી ત્યારે શ્રીજી મહારાજ હરિ લીલા મૂર્ત કહે છે કે મને છે પણ મારું વચન લોપતા જરાય વિચાર કરતા નથી માટે જે મારી આજના લોપ છે એને સુખ નહી થાય આ લખ્યું છે પ્રભુ બીજી વાત કરી તો સોમલા ખાચર અલિયા ખાચર સુરા ખાચર એવા બધા દરબારો પાસે જુવાર બાજુ બધું મોલ કેવાય મોલનાથ કહેવાય એ સુકાય છે ને વરસાદ આવતો નથી તો વરસાદ કરો ને મહારાજ કે ઇન્દ્ર કોઈ છે વરસાદ નહીં થાય બીજી વાત કરો બીજી વાત તો કરવાની શું હતી થોડી વાર બેઠા ઉભા થઈ ગયા ગોપાલ આશાનું કિરણ ત્યાં જઈને દંડવત ગીર મોઢા ગોપાલ છે કે આવો દરબાર ઘરડામાં જો સ્વામી મોલ સુકાય છે જુવાર બાજરા બધું સુકાય છે અમારે ત્યાં બધું એ જ છે કે વરસાદ થાય દયા કરો શ્રીજી મહારાજ અહીંયા છે ત્યાં જાઓ તો કે ત્યાં ગયા તા તો શું કીધું ઇન્દ્રો કોઈ પછી વરસાદ નહીં થાય સ્વામી આપતો સમર્થન ગોપાલનંદ સ્વામી કે સાંભળો દરબારો શ્રીજી મહારાજની મરજા ને મરજી નથી એટલે હું કઈ ન કરું એની આજ્ઞા નથી માટે હું કઈ ન કરું અને સાંભળો એની આજ્ઞા વગર ને મરજી વગર હું કરું તો શ્રીજી મહારાજ મારા ઉપર કુરાજી થાય અને સાંભળો શ્રીજી મહારાજની મરજીમાં રહેવાથી આજ્ઞામાં રહેવાથી સુખ થાય નહીતર દુઃખ દુઃખ ને દુઃખ દર બાર થઈ જાય પણ આ સિદ્ધાંત જુઓ ગોપાળાનંદ સ્વામી નો આપણે ગોપાળાનંદ સ્વામી સાંભળવું નથી ન ઉતરે તો મુક્ષ ગણવી આમાં શું એક બે જે વાત છે એટલે બહાર નીકળ્યા સચ્ચિદાનંદ સ્વામી મળી ગયા દરબારો કેમ ઢીલા સ્વામી આવું થયું મહારાજ પાસે જાઓ તો કે મહારાજ આવું કહ્યું ગોપાલન સાંભળી પાસે જાઓ તો કે એમને આવું કહ્યું ઇન્દ્ર કોઈ વરસાદ ન થાય સચ્ચિદાનંદ સ્વામી કે ઇન્દ્ર કોઈપણ ને તો હું એની સાથે બધું સમજી લઈશ પણ હું વરસાદ કરાવું અને મહારાજ વધે તો તમે સહાયમાં રહેશો તો હા હા સ્વામી અમે મહારાજને વધવા નહીં દઈએ તો હાલો અવગડી વરસાદ કરું પલાટી વાળી આસો મારી ગયા સીધા ઇન્દ્ર લોકવા ઇન્દ્રજી ગગલાવો મોજ મજા કરે છે પૃથ્વી પર પુરુષોત્તમ નારાયણ બિરાજે છે એના ભક્તો બધા વરસાદ નથી થતો હેરાન હેરાન દુઃખી થાય છે તને આ બધું સંગીત ને મોજ મિજલસ આ શું લઈને બેઠો છું વરસાદ કર વરસાદ તૂટી પડ્યો ત્યાં વાત થાય છૂટી પડ્યું બધું મહારાજ અક્ષરો પહેલા હતા મોટા ટીપા એવો વરસાદ ધમધમાટી બોલાવે હા આ શું છે બધું મહારાજ વરસાદ આવે છે રાજીવું થયું મહારાજ કે કોણ વરસાદ કરે છે હાથ પછાડ વરસાદ બંધ થઈ આ વરસાદ કરાવનારો કોણ છે હાથ પછાડ્યો વરસાદ બંધ સચિદાન સાહેબ જાગી ગયા દરબારો હવે રેજો આ ત્યાં તો આવ્યું કે બોલાવો સચ્ચિદાનંદ બોલો મુક્તાનંદ છે ના વટવું એમ આ એણે આ કામ કર્યું સારું હું નહીં વટવું બસ ને તમે બધું પાકું કરીને આવ્યા છો અંતરિયામી છે ને સારું નહીં વટવું એક જ્ઞાનમાં બે તલવાર નહીં રહે કા સચિદાનંદ રે અને કા હું રહું મારા તો પાગડી ગયો પડે નીકળી ગયા ખેલા નામે કાંઠે જઈને માદરોના તાપ પથ્થર તાપ એક દિવસ બે દિવસ ત્રાસ પછી તો જે શંકે લાગ્યું ભલે પણ મેસેજ એ કે આ તો અન જળ ને વરસાદની વાત હતી તો એટલા દુઃખી થયા ત્યાં જયારે આપણે કલ્યાણમાં આડા આવી જાય નવા સિદ્ધાંત ઉપજાવી કાઢીએ હજારો લાખો જીવો કલ્યાણ થી વંચિત અવળે માર્ગે રહી બયા જાય મૂળ સિદ્ધાંત મૂળ મંદિરો મૂળ ઉપાસના મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય મહારાજના રહસ્ય સિદ્ધાંતો થી આપણે શું થતું છે આ કરનારા વિચારવા જેવું છે ભાઈ એટલે જ આ વાત છે શ્રીજી મહારાજે કહ્યું કરવું એમણે વચના મૃતમાં કહ્યું છે મધ્યનું તેર તેનું આડત્રીસ બીજેત્રાપ્યું છે કહ્યું છે હા એ પુરુષોત્તમ નારાયણ ના માનો કે સત્તાથી માનો તમારે જેમ માનવો માનો પણ માનો આ સમજનારા સમજી જાય છે તમને એમાં કઈ ટપો નહી પડે પણ એના છે સર્વ માટે માનો અને એના જેવી પુરુષોત્તમ નારાયણ આપણે ઈષ્ટ થઈ એના જેવી બીજી પ્રીતિ નહીં એ સાર છે અડધી વાત થઈ છે અર્ધું થોડું બાકી બીજો મુદ્દો પતિવ્રતાના વચન બીજો મોટા મોટા જે મુક્ત સાધુ એમને વિશે પણ પ્રીતિ થાય જ નહી પણ પતિવ્રતાનું જેવી બાકી તો સાધુમાં પ્રેમ કર્યા વગર કેમ ચાલે વગર કેમ ચાલે એને તો સત્સંગ કહેવાય છે પ્રથમ ના ચોપન એમ કે પ્રસંગ મજરામાંત્માને પાસ મહાત્માને સાધુ માં થાય તો એનો મોક્ષ નો દરવાજો ખુલી જાય પ્રીત ન કરવી એવું તો કઈ પ્રતિપાદન પાને પાને લખ્યું કે સાધુમાં હેત કરવું સાધુમાં ઓગણસાઠ માં વચનાત્મા શિવજી મહારાજ કે છે કે સાધુમાં પ્રીતિ કેવી કરવી કે જેવું પ્રીત જેવી હેત સ્ત્રીમાં છે જેવું હેત પુત્ર માં છે જેવું હેત મા બાપ માં છે જેવું હેત ભાઈમાં છે સાધુમાં કરવું તો એ જીવ કૃતાર્થ થઈ જાય કરવાનું બાકી અમૃત માં શું કીધું કે જેને ભગવાન ને ધામ અણુ માત્ર પણ છેટે નથી એવો જે સાધુ એને વિશે પ્રીત કરે તો એ પ્રીતિ જ સત્પુરુષ તો મહિમા જાણે નું પણ સાધન છે આત્મદર્શન નું પણ સાધન છે અને સાક્ષાત ભગવાનનું દર્શનનું પણ સાધન છે રોજ ઉઠીને પાંચ ખાસડા મારે તો એ જેમ અફીણ બંધાણી અફીણ છોડી ન શકે એમ સાધુને છોડે નહીં તો જેવી પેલા સાધુને પ્રાપ્તિ થાય એ બીજા પડી રહેનારાને પ્રાપ્તિ થાય લો ના પાડી અરે પ્રતિપાદન છે અને વરતાલના અગિયાર માં આ કહ્યું કે એમાં જે પ્રેત એ જ આત્મદર્શન નું કારણ છે એ જ ભગવાનના સાક્ષાત દર્શન નું કારણ છે એ જ સત્પુરુષના મહિમા જાણ્યાનું સાધન છે બસ આ ત્રણ વાક્યો આગળ કરીને કોઈને ઉપાસનામાં ગરબડ કરવી હોય તો કરી શકે સાધુમાં પ્રિત કરો એ જ આત્મદર્શનનું સાધન છે એ જ ભગવાનના સાક્ષાત દર્શનનું કારણ છે કારણ કે એમાં આગલા ઉપલા શબ્દોમાં બ્રહ્મ સ્વરૂપ સંત વાપર્યા છે શબ્દ એટલે કોઈને ઉપાસનામાં ધ્યાન માનસી પૂજા એવું બધું કરાવવામાં ગરબડ કરવી હોય તો આ ત્રણ વાક્યો આગળ કરીને કરી શકે કારણ કે જેને મારી ઠોકીન કરવું છે તો કરવાના જ છે આ મારી ઠોકીન શબ્દ છે ને એ જાણવા જેવો છે અને એ થોડી હાલ છે આપણે એક જણાએ ચેલેન્જ કર્યું ટેબલ ઉપર એક ઈંડું મૂક્યું અને કીધું કે આ ઈંડાના ઊભું રાખી દઉં ઈંડું કોઈ ટેબલ ઉપર ઊભું રે તમારામાં કોઈ રાખી શકે કોઈ ઈંડું રે જ નહીં એનો સ્વભાવ જ નથી એની સ્થિતિ જેવી નથી એ આમ જ થઈ જાય કેટલાય પ્રયાસ કર્યો રે જ નહીં એટલે કોઈ બધાએ કીધું કે આ ન રે ઈંડું તમે ચેલેન્જ કરી છે પણ આ ના રે વિરોધ કર્યો કે આવું ના હોય તો કોઈ એમ કીધું તમે રાખી શકો છો હા હાથનું ઈંડું લઈને આમ ઠોક્યુંબો પડ્યો આ રહી ગયો પેલા કે આપણે ક્યાં વાત કરી હતી ઈંડું ઉભું રાખવાની વાત હતી ઠોકો ગમે કરો ઈંડું ઉભું રહેવું જોઈએ પણ એક વાત છે ઈંડ ઊભું તો રહી જાય પણ ઈંડાનો આકાર બદલાઈ જાય એમ તમે મારી ઠોકીને તમારે અક્ષર પુરુષોત્તમ ઉપાસના ચોંટાડવી હોય તો મારી ઠોકીને કરી શકો પણ મૂળ સંપ્રદાયનો સિદ્ધાંત ઉપાસ આકાર બદલાય જાય પ્રકાર બદલાઈ જાય મૂર્તિનું તેજ કઈ તમે અક્ષરધામ છઠાડી દીધો એ બરાબર છે પણ આકાર બદલાઈ જાય સિદ્ધાંત બદલાઈ જાય સંપ્રદાય બદલાઈ જાય કારણ કે મારી ઠોકીને કીધું છે મારી ઠોકીને શાબ્દે રાખ દે મારા નારાજ ના થતા પણ જે થયું છે મારી ઠોકીને થયું છે નામે ઈશ્વરચરણ દાદી સ્વામી વચનામત રહસ્યા સંથ પુસ્તક તૈયાર કરી ને છાપ્યું બ્યાસી અમદાવાદમાં વિરોધ થયો ઘણો કાલુપુર મંદિરથી બધે અમદાવાદમાં ઈશ્વરચરણદાસ સ્વામી ને મળ્યા અમદાવાદમાં સરસપુરમાં આ જે હું પ્રસંગ કહી રહ્યો છું તમને એ મણિનગર સંસ્થા તરફથી પ્રકાશિત ઈશ્વરચરણદાસજી સ્વામી એમણે ઈશ્વર મણિનગર સંસ્થા તરફથી પ્રકાશિત ઈશ્વરચરંદીનું જીવન ચરિત્ર નામનું પુસ્તક લખ્યું છે એના એકસો પેજ ઉપર પ્રસંગ લખ્યો છે જે હું તમને કહી રહ્યો છું કોઈ જોવું હોય તો ત્યાં જોઈ શકે છે એ ધર્મ કિશોરદાસ સ્વામી ઈશ્વરચરંદ સ્વામીની વાત કરી કે હું છપ્પૈયા ગયો હતો એટલે પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ પણ ત્યાં હતા એટલે મેં વચનાબદ વાંચ્યું પણ ત્યાંના જે લોકો મુક્ષ એને સમજાવ્યું નહીં કારણ કે ગુજરાતીમાં હતું તો જો વ્રજ ભાષામાં કે હિન્દી ભાષામાં થાય તો બધા એટલે ઈશ્વરચંદાજી સામે કહ્યું કે તમે મૂળી જાઓ અને વ્રજ ભાષાનો કોઈ જાણકાર હોય એને સાથે રાખીને એક શબ્દ બરાબર પકડજો વ્રજ ભાષાનો જાણકાર હોય તેને સાથે રાખીને તમે વચનામ્રતનું વ્રજ ભાષામાં ભાષાંતર શરૂ કરો શું શરૂ એમણે શરૂ પછી પાલનપુરના રાજકવિ લાખાજી હતા એમના પુત્ર હમીરદાન એ મળ્યા શોધ્યા ભેટ મળી ગયા અને પછી એમને આ કામ સોપ્યું એમણે કામ શરૂ કર્યું સોમત ઓગણીસો અઠ્યાસી માં ઈશ્વરચંદ્રમી વસંત પંચમી ઉત્સવ ઉપર મોડી ગયા ત્યારે ધર્મકિશોર સ્વામીએ અને આ હમીરદાન કવિએ વચનામતનો થોડોક ભાગ લખ્યો હતો લખાતું તું ક્યાં ગ્રંથ પુષ્પ પ્રતને આધારે લખાતું હોય છે કયો વચનામ્રત લખાય છે ભરજ ભાષામાં કયા પ્રતને આધારે લખાતું હોય છે અમદાવાદ કહ્યું છે એના આધારે રહસ્યમાં ફેરફાર સાથે જે વચનામૃતો છે એ પ્રથમાં રહસ્યાર્થ ની એ પ્રથ નું જ કરે ને એમનું જ કર્યું થોડો ભાગ બતાવ્યો શું ચાંદો જોઈ જવાનું પછી કયું કે કામ સરસ થાય છે આગળ શરૂ રાખો પૂરું કરો ચાર વર્ષની મેન પેજ સંમત ઓગણીસો બાણું થયું પુસ્તક પ્રકાશિત થયું પ્રશ્ન ચોપાઈમાં છે તો વચનામૃત ને સીધું હિન્દી ભાષાંતર કરીએ તો સમજવું સરળ પડે કે કાવ્યત્ક દોહા છંદ ચોપાઈમાં કરીએ તો સમજવું સહેલું પડે શ્રીજી મહારાજ ને પૂછા સબ સાધન સબસે કઠિન સાધન ક્યાં હૈ મેજી મહારાજને કહા ભગવાન કે સ્વરૂપ મેં મન કો અખંડ વૃત્તિ કોખના યુ સબસે કઠિન સાધન હૈ આપ કરો તો થાય હવે તમે કાવ્ય કરી નાખો તો હેલું થાય કઠિન થાય વિશ્વ સો સકલ વિશ્વ મંગલ શાંતિ કરુણાની સંતન ક્યા શું છે માનતજી સંતન કે મુખસે પ્રેમ સુધાર પીવો અંતર કપટકો મેટકે અપને લેવું ન સોબત જન્ માં સુફલ કરી લઈ જાય કરાવો અર્થ કેટલા સમજે છે આ પશુ ગણતા નર ગયો ભૂલા સિંગ ને પૂછ તુલસી હરી ગી ભક્તુ બીનું દીક દાદી ને દીક મુ મેળી એવા અર્થ નીકળ્યા કીર્તન જગતગુરુ દેવ જગત જશે ને ત્યાં તણો ખર ખરો ખો ખો કરવો આ ચિંતવ્યો અર્થ કઈ નવસરે અંતરે એક ઉદ્વેગ ધરવો કરો અર્થ કઠણ થાય ખેલું થાય દોહા ચોપાઈમાં કરીએ તો તો એમણે આવું શું કામ કર્યું આખું પુસ્તક છપાયું પછી એમાં લખ્યું બ્રહ્માનંદ સ્વામી રચિત વચનામૃત વ્રત ભાષામાં સાલ બોલ્યો હતો સંમત ઓગણીસો માં થોડોક ભાગ લખાણો હતો બ્રહ્માનંદ સ્વામી સંમત અઢારસો માં ગયા પૂરા સો વર્ષે થોડો ભાગ લખાણો હતો મારા એક બે પ્રશ્નો છે એ શું કામ કર્યું કે એમણે વર્ષો પછી બતાવવાનું છે અમારી જે આ ફેરફાર કરેલી પ્રત છે જો બ્રહ્માનંદ સ્વામી પણ આ લખ્યું સમજાય એને હિન્દીમાં કરી નાખ્યું તો એવો કઈ આધાર ના મળત બ્રહ્માનંદ સ્વામી તમે નામે છાપ્યું એટલે હવે વર્ષો પછી એ પ્રત આવે ત્યારે કઈ આઈજો આ ઓથેન્ટિસિટી પ્રાપ્ત કરવા માટે પ્રમાણિકતા સિદ્ધ કરવા માટે એમણે આપી સમજાય છે નાના બાળકને પણ સમજાય છે એ એમની બાપાશ્રી ની પ્રતને અસલ નતા હોય જે કેતા હોય એ પ્રશ્નો બધા આગા પાછા નાખો કારણ કે હું તો કેતા જો આ અસલ છે બરાબર મારા બે ત્રણ પ્રશ્નો જવાબ છે માગવું માગીએ પેલું જો આ પ્રત અસલ હોય તો બ્રહ્માનંદ સ્વામી નામે છાપવાનું આવું ખોટું કામ કરવું શું કામ પડ્યું પ્રશ્ન છે સો વર્ષ પછી આવું શું જરૂર પડી બ્રહ્માનંદ સ્વામી નામને શું કામ કર્યું બીજું હરિવાક્ય સુધાસિંદુ અને વચ્ચના અમૃત સંસ્કૃત શ્લોકમાં ભાષાબદ્ધ સતાનંદ સ્વામી કરેલું એ વખતે મહારાજ ગયા પછી શ્રીજી મહારાજ ગયા પછી મેં તમને કહ્યું કે અડયંત પાના ફાટી જાય એવી પ્રથમાં જોઈને કહું છું કે પંચાણું વચનામૃત હોય પ્રથમનું ચોસઠ નું આત્મા હોય શરીર શરીરનું એવા બધા જ્યાં જ્યાં ફેરફાર થયા છે એવા બધા વચનામૃતો બીજું જે તે ફેરફાર કરીને હરિવાક્ય સુધા સિંધુ સતાનંદ સ્વામી કરેલું એમના સંસ્કૃત શ્લોકો એને ફેરફાર કરીને તે જ મૂર્તિનું તે અક્ષર છે એવા શ્લોક બનાવીને રહસ્ય શું કામ કરવું પીડો તમે સાચા હતા તો બધાને સમજાયું ત્રીજું કે તમે કયો છો મૂર્તિનું તેજ એ જ અક્ષરધામ છે તો એ કચ્છના મૃતમાં હરી લીલા મૃતમાં સત્સંગી ભૂષણમાં સત્સંગી જીવનમાં ગોપાલ ભક્ત ચિંતા મળીમાં કે જેટલા બાકી આ ત્રણ ના જવાબ આપો બાકી તમારે જે પછી ગોટા વાળો વાળો આ પ્રત છે આ પ્રત્યે છે આનું આમ છે એ બધું તમારે જે અસલ કેવી જે કહેવાય આમાં કઈ લાગે છે એની અસલ પ્રત હોય અસલ હોય તો એને આકારવું શું કામ પડે અને મૂર્તિનું તેજ અક્ષરધામ હોય તો એટલા સુધારા કરીને નાખવું શું પડે અને એ જ હોય તો પોતાની એમાં જે મૂર્તિનું તેજ રૂપે વર્ણન કર્યું છે એ બધું બ્રજભાષામાં બ્રહ્માનંદ સામે લખીને છાપીને એનું નામ નાખવાની જરૂર શું પડે ભાઈ આને કહેવાય મારી ઠોકીને મારી ઠોકીને દુખની વાત તો એ છે કે ઈસવીસન બે હજાર સાથે જોડાયેલી સંસ્થા બ્રહ્માનંદ વ્રજ ભાષા મૂળ સંપ્રદાયની એક સંસ્થા જોડાયેલી વડતાલ સાથે જોડાયેલી સંસ્થાએ છાપુ હવે માની લઈએ કે એને બ્રહ્માનંદિમા છાપ્યું હોય છે અને કદાચ એની અંદર આ ફેરફાર હોય બીજું કઈ કારણ હોય તો ખબર નથી પણ આ ફેરફાર બ્રહ્માનો મહિમા વધારવા માટે શ્રીજી મહારાજ જાણે પણ તમે સમજ્યા કેવડું મોટું નુકસાન થઈ ગયું હવે જયારે કોઈ બતાવે તો જો વડતાલ સંસ્થાની આ છે કારણ કે અક્ષર પુરુષોત્તમ વાળા ઘણી એવું બધું બતાવે છે કે જો મૂળ સંપ્રદાય આ જગ્યાએ આમ લખ્યું છે આ જગ્યાએ આમ લખ્યું છે કરવાનું બહુ વિપરીત ફળ આવતું હોય છે માટે સાવધાન જવું પડે આપણે પહેર્યું હોય મહિમાથી સમય જતા બહુ ભયંકર વિપરીત પરિણામ આવે મહિમાથી થતું એમાં આવું થતું હોય એટલે મારે તો કેવાનું કે સંપ્રદાયના સાહિત્યમાં પ્રકાશન કરનારા વક્તાઓ તેમજ સાહિત્ય લેખન કરનારા હોય કથામાં પ્રસંગ બોલનારા હોય ક્યાંથી ક્યાં પ્રસંગ લઈએ છીએ કુસ્તકનો આધાર લઈએ છે અંદર શું છે પ્રસંગ કેવો છે પ્રસંગમાં શું બદલું છે એ બધું તપાસ કરીને બોલવું જોઈએ લખવું જોઈએ છાપવું જોઈએ નહીતર પછી જેને મારી ઠોકીને કરવું છે એને આ ઓલું થઈ જાય હા એટલે જો ભાઈ આ મેં અત્યારે જે કહ્યું એ ગમે નહીં આપણને કેવું પણ શું કરીએ કેવું પડે એવું થતું હોય છે એટલે કેવું પડે અને આમ કહો તો જરૂરી પણ થાય એટલે કેવું પડે એટલે કોઈને એમ થાય કે આવું ના કે ના ચાલે પણ હવે ન ચાલે એવું હોય ત્યારે કરવું પડતું હોય આ ભારત દેશમાં જ્યારે વેદને નામે યજ્ઞો ફાટી નીકળ્યા હિંસાત્મક અને અતિશય હિંસા થવા માંડીને જાણે સ્વર્ગ પ્રાપ્તિને આ લોકના સુખને એને માટે જ વેદના મંત્રોનો ઉપયોગ ને યજ્ઞો અને એ બધાને અતિશય હિંસા પ્રવર્તી ગઈ ત્યારે સ્વયં ભગવાને બુદ્ધા અવતાર ધાર્યો અને તમે જુઓ કે ભગવાન બુદ્ધે વેદને કોઈ સ્પર્શ નક્ કર્યો ઈશ્વર છે નથી કોઈ સ્પર્શ ન કર્યો આત્મા છે નથી કોઈ વાતનો પ્રશ્ન નો ઉત્તર જ આપ્યો નહી તમને દુઃખ છે દુખી છો બેસો મૌન થઈ જાઓ ધ્યાન કરો અંદર ઉતરો શ્વાસ ઉપર ધ્યાન આપો અને ગહન અંધે રીતે જે તેનું ધ્યાન છે હુકમ નું પાનું છે ટ્રમ્પ કાર્ડ મૌન થઈ જાવ ઉતરો અને વાત સાચી છે મન વિરામ પામે ત્યારે શાંતિનો અનુભવ થાય ભગવાન બુદ્ધે આ માર્ગ લીધો કારણ કે કોઈ રીતે વેદને નામે થતી હિંસા કોઈ રીતે બંધ થઈ શકે નહોતી જ ભગવાન પોતે બુદ્ધા થાર થઈને આવ્યો અને અંદર ઉતરે શાંતિ થાય જ તમે ગમે ત્યાં બહાર ગયા હો ઘણું રખડ્યા હો પછી તમારે ગામ આવો ત્યારે શાંતિ થાય કે નઈ તમારા પ્રાઇવેટ રૂમ માં આવો ત્યારે શાંતિ થાય કે નહીં એનાથી તમે બેડમાં તમારે પથારીમાં આવી લાંબા થઈને સુઈ જાવ ત્યારે પરમ શાંતિ ઊંઘ આવે કે નહીં અંદર ઓરડા છે આપણું નિવાસનગર છે અંદર પાછા ફોરો એનાથી જાઓ એનાથી અંદર ઉતરો અંદર ઉતરો મનની ભૂમિકાઓ ચિત્તની ભૂમિકાઓ પાર કરતા કરતા કરતા કરતા તમે અહમ શૂન્ય થઈને જયારે તમે સાતોરી એટલે સમાધિ જેવી દશામાં આવો શાંતિ ભગવાન બુદ્ધે આ માર્ગ હિંસા બંધ થઈ ગઈ ભગવાન બુદ્ધ કામ કરીને ચાલે ગયા પાછળ ના હોય જો એને જવાબ દેવા જરૂરી થઈ ગયા ભગવાન છે ભગવાન બુદ્ધ નો પ્રભાવ હતો જેટલા પ્રશ્નો હોય છે માલંગી પૂત આવેલા મારે આટલા પ્રશ્નો છે એક વર્ષ માટે મૌન થઈને સામે બેસી જાવ બાજુવાળો હતો ને હસ્યો કે કેમ હસો છો તો કે તારી સાથે રમત કરી છે બુદ્ધે જે મારી સાથે કરી છે કેમ તો એક વર્ષ ધ્યાનમાં બેઠા પછી તને કોઈ પ્રશ્ન જ નહીં રહે આ માર્ગ લીધો પણ પાછળ ના હોય ને તો જવાબ દેવા જરૂરી થઈ ગયા કે ઈશ્વર છે કે નહીં આત્મા છતાં સ્વરૂપ છે કે શું છે એટલે એમણે ભગવાન બુદ્ધની મૂર્તિ જ પધરાવી દીધી એટલે એક એક પ્રશ્ન નીકળી ગયો બીજો પ્રશ્ન વળગી રહ્યો આત્મા છે કે નહીં છે તો સ્વરૂપ શું છે તો ભાઈ એમણે જે કર્યું કહું છું ને મારી ઠોકીને જો કે દીવો જલે છે તેલ છે એ તેલ એક એક અણુ ઉપર એકબીજાને આપતું જાય છે અને દીવો સળગે છે તેલ ઉપર એક એક અણુ ઉપરના આપતું જાય છે અને દીવો સળગે છે એમ ચૈતન્યની ધારા ચાલે છે એક ચૈતન્ય અણુ બીજા ચૈતન્યને આપતો જાય છે અને એવી રીતે પ્રકાશની ચૈતન્યની ધારા ચાલે છે પણ એમને મારી ઠોકીને બેહાડ્યું ચૈતન્યની ધારા ચાલે છે અને પાછું એનો પુનર્જન્મ પણ માને છે તો કઈ રીતે તો કે કર્મ અને વાસના સપોર્ટ કરે છે એટલે ચૈતન્યની ધારા ચાલે છે અને ધારા એ પુનઃ કરે છે જયારે તમારા કર્મો અને વાસના તમારી નીકળી જાય ત્યારે તેલ પૂરું થઈ જાય દીવો બુજાઈ જાય શૂન્ય તત્સર્વમ શૂન્યમ શૂન્યમ તમે નિર્વાણ એટલે મોક્ષમાં જતા રહ્યા આને કહેવાય મારી ઠોકીને બેસે સમજાય છે આ મારી ઠોકીને બેસાડ્યું હતું તો એ પોણી દુનિયા ઉપર બૌદ્ધ ધર્મ ફેલાયો ચાઈના જાપાન હોંગકોંગ થાઈલેન્ડ અને ભાઈ કેટલાના નામ બોલીએ અફઘાનિસ્તાનમાં બુદ્ધ ભગવાનની મૂર્તિ હતી હમણાં સુધી ક્યાં ક્યાં પ્રસર્યો અને સાઠ સાઠ થી પણ વધારે એના સાધુઓ મહાવિદ્વા જેનો કઈ આમ જોટો જોડે નહીં એવા એ તો ભાઈ એક વાત સાચી છે એના વ્રત ક્યાં હતા જે હિન્દુ ધર્મના હતા એ જ હતા સત્ય પાળો અહિંસા પાળો બ્રહ્મચર્ય પાળો ચોરી ન કરો અને પરિગ્રહ ન કરો ભાઈ ગાંધારીએ ખાલી ધૂતરાષ્ટ્ર માટે પટ્ટી બાંધી અને ખોલી તો દુર્યોધન વજ્ર કરી નાખ્યો હતો આ વ્રત તો તાકાત છે તો કે સત્ય પાળે અહિંસા પાળે બ્રહ્મચર્ય પાળે અપરિગ્રહ પાડે શું ના થાય પોણી દુનિયા ઉપર આવી સમ્રાટો એના શિષ્યો હતા જાણો છો તમે ભારતમાંથી વેદ ક્યાંય ગુંજાર ન રહ્યો આવી પરિસ્થિતિ થઈ હું એક જ પ્રશ્ન કરું અધર્મ આટલો ફેલાઈ ગયો એટલે હું સત્ય હતો અને આટલો ફેલાણો આટલા ભવ્ય એમના બધા વિહારો સ્થાનો થયા એટલે શું એ સ્વીકાર્ય થઈ ગયો હતો આજે પણ હિન્દુ ધર્મમાં ભગવાન બુદ્ધ ને બુદ્ધ તરીકે સ્થાન છે પણ એમના મત અને સિદ્ધાંત કોઈ સ્વીકૃતિ નથી હિન્દુ ધર્મમાં મહાપૂજામાં બુદ્ધાઈ નમ છે ચોવીસ અવતારમાં છે હિદ્ધાંતને મત ભાગવત પુરાણાથી વિરુદ્ધ છે ભગવાન બુદ્ધ સ્વીકાર્ય છે એનો સિદ્ધાંત અને મત સ્વીકાર્ય નથી કેટલા ફેલાયે છે વિશ્વમાં કેટલા ભવ્ય મંદિરો બંધાય છે અને કેટલી મોટી મોટી પ્રતિષ્ઠિત હસીઓ આપણે આશ્રિત થાય છે અને કેટલા પેલા ફોલોઅર્સ થઈ જાય છે એનાથી કોઈ મત સ્વીકાર્ય થઈ જતો નથી અને સત્ય થઈ જતો નથી ખોટું એ ખોટું કુમારી ભટ્ટ અને શંકરાચાર્ય આવીને એને ઉખેડવો પીડ્યો કે નહીં ફેલાયેલો એટલે સ્વીકાર્ય ફેલાયેલો હતો એટલે સાચો હતો એના ઉપર માપદ ના કરો સમજાય છે સ્વીકાર્ય છે એમને કીધું કે અદ્વૈત જ્ઞાનાંશ પ્રધાનપણે છે એ અમારો મત નથી શંકરાચાર્ય જીવ જીવો બ્રહ્મે એના અપર જીવ એ જ બ્રહ્મ છે નિરાજે સતત વચરામ નિરાગર છૂટકો નથી હું હે એમ ભાઈ ઈશ્વરચરણ દાજી સ્વામી એ વચરામત રહસ્યાર્થ બાપાશ્રીને નામે લખીને કર્યું પણ એ સિદ્ધાંત સ્વામિનારાયણ નો ન હોવાથી કેવું પડે છે ઘણું બધું ખોટું મહાપુરુષોને ઓથે થયું છે મારી તમારી પાછળ કોઈ શરૂ કરે તો હાલે કેટલા દે ચલાવી જુઓ ચાલતો હોય પંખ તો તો ઘણા નવરા નોકરી વગેરે બેઠા કોઈ પણ જોજો પ્રકાશ ની પાછળ પડછાયો છે એ આઈડ વગર વેલો વધે નહીં આ સમજવા જેવું છે મર્મ એટલે જે એમણે રહસ્યાર્થ લખ્યો પણ એમના મૂર્તિનું તે ધામ છે એ સિદ્ધ થતું નથી એમણે જે અવતારોને કાઢી નાખ્યા એ સિદ્ધ થતું નથી પંચદેવો કાઢી નાખ્યા સિદ્ધ થતું નથી હિન્દુ ધર્મના શાસ્ત્રો કાઢી નાખ્યા એ ક્યાંય આપણા આખા સત્સંગના સાહિત્યમાં સિદ્ધ થતું નથી ભાઈ એક ન હોય તો ક્યાંય સિદ્ધ થતું નથી પાંચ ભેદ કયા છે ને શ્રીજી મહારાજ પાંચ ભેદ અનામી છે પાંચ ભેદ ભેદ કોને કહેવાય જુદું હોય એને ભેદ કેવાય તો નિષ્કુળાનંદ બીજું તમને ન વાંચો ફાવે કે ન ફાવે સત્સંગી જીવન સત્સંગી ભૂષણ હરિહર રામૃત બધામાં આ લખું છે પણ નિષ્કુળાનંદ ભક્ત સંતિ લખી છે એના ઓગણ ચાલીસના પ્રકરણમાં તમે વાંચ જોતાનંદ સ્વામીને પાંચ ભેદ પૂછે છે એમાં શું નિષ્કુળાનંદ સ્વામી સરળ ભાષામાં પાંચ ભેદ સમજાવે છે એમાં જીવ ઈશ્વર માયાન પછી બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ એ પુરુષોત્તમ નારાયણને રહેવાનું ધામ છે અને પરબ્રમ પુરુષોત્તમ નારાયણ છે અક્ષરધામ લખ્યું છે મૂર્તિના મૂર્તિના છતાંય તમને સમજાવવા કહું જ્યોત અને જ્યોત પ્રકાશ જુદો પાડી શકાય તમે એમ કહો ત્યાં જ્યોત જલે છે પ્રકાશ નથી કહી શકો તમે એમ કહો ત્યાં પ્રકાશ છે પણ જ્યોત નથી કહી શકો એલા જ્યોત હોય પ્રકાશ હોય જ એને જુદા પાડી ના શકો મૂર્તિનું મૂર્તિનું તેજ જુદું પાડી ના શકાય એને ભેદ ન કહી શકાય ભેદ આ પાંચ છે અનાદી છે અને ચોથો ભેદ જે અક્ષર બ્રહ્મ બ્રહ્મનો છે એ પુરુષોત્તમ નારાયણ ધામ છે એ આપણા એક એક ગ્રંથોમાં લખ્યું છે માટે સ્વીકાર્ય નથી એટલે બોલવું પડે મારી ઠોકીને કરો તો વાંધો નથી એવી જ રીતે અવતારો દેવો એ નથી આપણા ગ્રંથોમાં મોટા સંતોમાં ગોપાલ સાહેબ બધા આગળ કહી દીધું નથી સિદ્ધ થતું હા એક બાદ સુન લો બાપાશ્રી નામે કે બાપાશ્રી એ તો હકીકત છે બાપાશ્રી બે વાત મુખ્ય હતી એમાં કોઈ ડાઉટ નહીં કોઈ શંકા નહીં કઈ સ્વામી ભગવાન સર્વોપરી છે એ વચનાબદ્ધ રહસ્યોમાં કે બીજે જ્યાં ત્યાં લખ્યું હોય એ સ્વીકાર્ય છે સ્વીકારી આપણે સ્વીકારીએ એમ તો ભગવાન બુદ્ધમાંથી ઘણા જગતના નાસવંત આટલી સમૃદ્ધિ ભરવી રાજ સમ્રાટ હતા એ છોડીને નીકળી ગયા એ કઈ ઓછું પ્રેરણાદાયી છે એક યુવરાજ નીકળી જાય આવી રીતે હ સ્વીકાર્ય છે એ સ્વીકાર્યું જે છે બાપાશ્રીનું એ સ્વીકાર્ય છે શા માટે સ્વીકાર્ય છે એમાં એમણે રહસ્યામાં મૂળ પુરુષ અને પ્રધાન પુરુષને નિર્દેશ કરીને હું સમજીને બે નામ આપું છું મૂળ પુરુષ અને પ્રધાન પુરુષને નિર્દેશ કરીને જે સર્વોપરિપણું સમજાવ્યું છે એ ગોપાલનંદ સાહેબની વાતોમાં પણ છે ગુણાતીતાનંદ વાતોમાં પણ છે હરિચરિત્ર ચિંતામણીમાં પણ છે સત્સંગી જેવો ગ્રંથ લખવાના પ્રસંગમાં કેમ લખવો એના પ્રસંગમાં પણ છે ભાઈ હરિ લીલા મૃત પણ છે ગોપાલ ગુણાતી કહ્યું વચા પણ છે ઓ ભાઈ એ મૂળ પુરુષ અને પ્રધાન પુરુષને નિર્દેશ કરીને જે સર્વોપરીપણું વચનામતા રહસ્યર્થમાં લખાયું છે બાપાશ્રી કહ્યું છે એ ભાગવતમાં પણ છે જડવું જોઈએ એટલે હું કઉ છું એ સ્વીકાર્ય છે કસોટી પથ્થર છે એ સ્વીકાર્ય છે ક્યાં ના છે અને ભાઈ સર્વોપરી શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ છે આપણા સંપ્રદાય વિદ્વાન હતા ને બેઠા હતા સર્વોપરીની વાત નીકળી ગીતા વાંચો વિદ્વાન હતા એ વાંચ્યું આમ થઈ ગયા ઓને તો લિખા હે કીધું વેદ વ્યાસ ભૂલ ન કરે હવે ગીતા બંધ કરી દો આઠ શાસ્ત્રોમાં છે આપણા સંપ્રદાયના શાસ્ત્રોમાં છે એટલે એ મૂળ પુરુષ અને પ્રધાન પુરુષનો નિર્દેશ કરીને જે સર્વોપરીપણો કહે છે એ સ્વીકાર્ય છે હમ બીજું મૂર્તિમાં જોડાવ બાપાશ્રીનો મૂળ સિદ્ધ ગમે એટલું કરશો મૂર્તિમાં ન જોડાણા તો માળે નથી આવ્યા ખીલે નથી આવ્યા એ વાત સાચી છે એને સ્વીકાર્ય છે મને ઈશ્વરચરણ દાસ સ્વામીના મહિમાપૂર્ણ વ્યક્તિત્વની પૂરી જાણકારી છે તમે માનતા કે આ ઈશ્વરચરણદાસ સ્વામીને ઓળખતો નથી હું ઓળખું છું સંપૂર્ણ મને મહિમાથી એની દ્રષ્ટિથી મને મહિમાપૂર્ણ વ્યક્તિત્વનો ખ્યાલ છે હું મનોમન અત્યારે એમને શાસ્ત્રાંકામ કરીને પ્રજય લાગુ છું હું જાણું છું પણ જે આપણા શાસ્ત્રોમાં અને શ્રીજી મહારાજના સિદ્ધાંતમાં નથી મળતું એનો વિરોધ કરું છું આ વસ્તુથી મૂળ જે ઠોકી બેસાડીને થાય છે એ અનેકના કલ્યાણને માટે આડશરૂપ બનતી જાય છે અને તમે નજરે જોવો છો તમે એમાં મારે કઈ કહેવાનું કર્યું હોય છે પછી હવે અત્યારે શું થાય છે એમાં હું ઘણું બધું મને યાદ આવે છે તમે નજરે જોવો છો કોઈ દેવના નથી રહ્યા કોઈ મૂળ સંપ્રદાયના નથી રહ્યા કોઈ અવતારોના નથી રહ્યા કોઈ પંચદેવના નથી રહ્યા કોઈ આચાર્યના નથી રહ્યા કોઈ મૂળ સિદ્ધાંતના નથી રહ્યા કોઈ સ્વામિનારાયણ મહામંત્ર છે એને કઈ રીતે કેમ પીએપીએસ વાળા વાપરતા હોય નથી રહ્યા તમે જોવો સ્વામિનારાયણ ભગવાન આ કરવા આવ્યા હતા ફક્ત ચિંતા મળી નું એકસો ને સાહીઠમો પ્રકર તમે વાંચી લેજો મહારાજે શું શું કર્યું એ બધું નિષ્કળે લખ્યું છે અને છેલ્લે મહારાજ બોલે છે કે હું જે કરવા આવ્યો હતો એ બધું કરી લીધું છે કરવા રાખ્યું નથી રજ રે એક રજ મેં બાકી રાખ્યું નથી એક રજ કરવા બાકી રાખ્યું રજ એટલે પતી ગયું ને તો આ તો મોટા ભોપેન્દ્ર નીકળ્યા બધા કાઢવામાં આવ્યા સમજાય છે ને મહારાજ તો બધું પૂરું કરી ગયા છે એટલે જે થાય છે ખોટું થાય છે અને ભગવાનના સાક્ષાત્ર્શનનું કારણ છે આ ત્રણ વાક્યો ને આગળ ધરીને કોઈને ઠોકી બેસાડવું હોય તો ઠોકી બેસાડે એ અહીંયા ધ્યાન ને માનસીનું બ્રહ્મ સ્વરૂપ સંતનું ના અંતે બધું છે એ નથી અહીંયા શું કયું છે એ તમે જોયું વચરામાં તે ઉતાવળું છે એ જ ખુલી જાય છે નહીં આવું રોજ વાંચું નથી પછી શ્રી જે મહારાજે દિનાનાથ ભટ્ટ તથા મુનિમંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્નો પૂછો છે બ્રહ્મ સ્વરૂપ એવા જે સત્પુરુષ તે તો ત્રણ અવસ્થા તે થકી પરવર્તતા હોય અને ચૌદ ઇન્દ્રિયોની ક્રિયા તે પોતાની વિશે એકે માનતા ન હોય તેને અજ્ઞાની જીવ છે તે ઓળખી શકે નહીં અને જ્યારે એને મોટા પુરુષના સરખી સ્થિતિ થાય ત્યારે એ મોટા પુરુષ જેમ વર્તે છે તે સત્ય મનાય અને જ્યાં સુધી એ સત્પુરુષનો મહિમા એને ન જણાય ત્યાં સુધી બ્રહ્મ સ્વરૂપને વિશે સ્થિતિ પણ ન થાય અને આત્માને વિશે સ્થિતિ થયા વિના સત્પુરુષનો મહિમા પણ ન જણાય માટે પરસ્પર વિરોધ આવ્યો કે વિરોધ ટો સત્પુરુષ મહિમા ન જાણે ત્યાં સુધી આત્મામાં સ્થિતિ થાય આત્મામાં સ્થિતિ ન થાય ત્યાં સત્પુરુષ જે રીતે ત્રણ દેહ ને ત્રણ અવસ્થાથી પર વર્તે છે એ સત્ય મનાય નહીં તો આ પરસ્પર વિરોધ ટાળવા માટે શું પછી શ્રીજી મહારાજ કહ્યું છે એનો ઉત્તર એ છે જે પૃથ્વીને વિશે જે ભગવાનનો અવતાર सन ते संगाथे जारी अतिशय प्रीति थे तेरे ये सत्पुरुष ने विषय कोई प्रकष भाषे नहीं प्रीति थे तरह सत्पुरुष ने विषय को दोष भाषे नहीं जेने जे संगाथे दृढ़ हेतु होने अवगुण कोई प्रकार वचन पर सत्य मनाय એવી રીતે લૌકિક માર્ગમાં પણ રીતિ છે અને કલ્યાણના માર્ગમાં પણ રીતિ છે માટે સત્પુરુષની વિશે દ્રઢ પ્રીતિ એ આત્મદર્શનનું સાધન છે અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે અને ભગવાન પરમેશ્વરનું સાક્ષાત દર્શન થવાનું પણ એ જ સાધન છે આમાં ધ્યાન ઉપાસના એવી કઈ વાત નથી પ્રીતિ કરવાની વાત અને શેના માટે તો કે એનો દોષ ન આવે દોષ ન આવે એના કોઈ અવગુણ ન આવે અને એ જે કહે તે વચન સત્ય મનાય અને એ જે કહે વચન સત્ય મનાય તો જ આત્મા દર્શન સાધન બનેશ્વરનું સાક્ષાત દર્શન પણ એ જ સાધન બને વાત ક્લિયર કટ છે પ્રથમના સોળમાં વચન આપણે શ્રીજી મારે કહ્યું કે સંત એમ કહે કે તું તો દેહ ઇન્દ્રિયો મન પ્રાણથી જુદું આત્મા છે અને દેહાદી સર્વે નાસંત છે નાશવંત છે તો સંત આમ કહે તો પેલો શું કરે આત્મા રૂપે વર્તે સંતના વચન માનીને સંતના વચન માની ને વર્તે પોતે આત્મા વર્તે પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહી પરિણામ આવે હાદિક અસત થઈ જાય મનના રૂપે વર્મદર્શન થાય પરમેશ્વર દર્શન થાય જો સંતના વચન મનાય ક્યારે મનાય પ્રીતિ હોય તો મનાય અને જો મનાય તો આ બધું ખોટું થઈ નીકળી જાય અને આત્મા રૂપે વર્તે અને મનના ઘાટ ભેળો ભળે નહીં અર્થાત એ તો આત્મરૂપ થઈ ગયો આત્મસ્થિતિનો પામો પછી તો મોટા સંત જેમ વર્તે છે એ પણ સત્ય મનાય અને આત્માનું દર્શન પણ થાય પરમેશ્વરનું પણ સાક્ષાત દર્શન થાય વાત સમજમાં એ અવદાતાનંદ સ્વામી ભગવાન સ્વામીના વખતના સંત એ અમદાવાદ દેશના રહેતા ચરાળભાગ ગામે ગયા એટલે ચરાડવામાં શ્રીજી મહારાજના પુરુષોત્તમપણાની ભગવાનપણાની બધી વાતો કરે ત્યાં એક વિભાજીત દરવાર હતા રાજાના કારભારી હતા ચતુર અને બુદ્ધિશાળી હતા કારભારી જતા તો ચતુર તો હોય જ નથી રાજમાં કોણ રાગે ભાઈ એ સ્વામીના યોગમાં આવ્યા એક દિવસ બે દિવસે એમ સ્વામીની વાતો સાંભળવા બહુ ચતુર બહુ બુદ્ધિશાળી સત્સંગી થયા વિધિવત વર્તમાન ધારણ કરી ભજન કરતા થયા પૂજા કરતા થયા સ્વામીની કથા સાંભળે ભાઈ સ્વામીની વાતોમાં આવેદી આ દોલન આ પદાર્થો આ બધું નાશવંત છે એક આત્મા પરમાત્મા ભગવાનના એવા સંતો એ જ પરમ સત્ય છે એ જ કલ્યાણ માર્ગ છે આપણે મરીને ત્યાં જ રહેવાનું છે એ સુખનો નિધિ છે સુખનો સાગર છે વાતો સાંભળતા સાંભળતા વિભાજી દરવાર દેહ થી પર થઈ ગયા કેવા પીધાય છે અવદાતાન આ પ્રીતિ અને આ કહેતો ને કે એના વચ્ચે સત્ય મનાય આત્મા રૂપે વર્તમાણે દેહાદી સત્ય જાણી જાય અને મનના ગાઢો બોલે વિભાજી દરવા હાલતા હોય તેમ લાગે કે પૃથ્વી પર પગ નથી માંડતો એવી દશામાં આવી જાય કેવી ખુમારી છે મારે આ કેવાનું છે એનું કારણ ગોપાલ નથી લાગતા નિષ્ફળ સ્વામી વચન સત્ય નથી લાગતા શ્રીજી મહારાજ વચનો પણ સત્ય નથી લાગતા ને આજે કોઈ સંતો કથા વાર્તા કરવી એના પણ વચનો એટલા સત્ય લાગતા નથી લાગે તો ફાટ આપને ખબર પડે કે આપણે વીછી છે ભયંકર ઝેર કેવાય મૂકી દઉં અડે કોઈ કારણ કે આપણે એને સત્ય મનાય ગયું એમાં આ સત્ય નથી મનાતું કે દ્રવ્ય છે એ સાપ નો કરડ છે સ્ત્રી છે વિછી નો છે કોને મનાય કોને મનાય અને જેને મનાય એ ઘા કરી દે સાચી વાત છે ને નથી છૂટતું ત્યાં સુધી અર્થ છે ઓળખાણું નથી ઓળખાણું કેમ નથી કે ઓળખાવનાર છે એમાં વિશ્વાસ નથી આપણે સોનું લેવા ગયા આપણે ખરીદીએ ક્યારે નહીં સોની એમાં વિશ્વાસ ન આવે ત્યારે એક ને બે જેવી વાત વિશ્વાસ તમને સોનીમાં હોય કે આ કોઈ દિવસ ખોટું સોનું ના આપે તો તમે ખરીદ્યા વગર રહ્યો ખરીદવું જ છે મુખ્યા જ છે આ ભગવતા જે છે એ ખરીદી જ છે પણ સોની એટલે કે સંતો છે એમાં વિશ્વાસ નથી આવતો એના વચનમાં વિશ્વાસ નથી આવતો એ શાસ્ત્રોના વચનમાં વિશ્વાસ નથી આવતો બોલે છે એમને વિશ્વાસ છે વિશ્વાસ હોય તો દર્દન ઘા કરી દે ખોટું સોનામ કોણ પકડે એ ભાઈ જો અવદાતાનંદ સ્વામી એમને શિષ્ય હતો એ સેવા કરતો એ દામમાં જતા અયોધ્યા પ્રસાદી મહારાજને અહીંયા અમદાવાદ કાળુપુર મંદિરે ખબર પડી એટલે મૂળી આગળ આ મૂળી રહેતા હતા અવદાતાનંદ સ્વામી અયોધ્યા મહારાજ મૂળી આગળ ભાઈ બધું થયું પછી બે પાર્ષોદો એમણે કીધું લ્યો આ કાગળ મેમકા ગામ જાઓ ત્યાં હરિભાઈ હરિભગત છે એને કાગળ આપજો કાગળમાં અયોજ્યા પ્રસાદી મહારાજે લખ્યું આ કાગળ મળે એટલે પરવારીને તરત તમે અમારી પાસે આવજો ધ્યાન છે શૂન્ય પાર્ષદો મંદિરે પહોંચ્યા ખબર આપ્યા ત્યારે એ પોતાને ખેતર કામ કરવા ગયા હતા ખેડૂત હતા ને એટલે સાંજે ઘેર આવ્યા એટલે એમના પત્નીએ કહ્યું કે મૂળીથી અયોજ્યા પ્રસાદી મહારાજે પાર્ષદો મોકલ્યા છે તમારા માટે કંઈક કાગળ પત્ર લઈને આવ્યા છે પણ મંદિરે છે તમે જમીન પછી જાઓ તો કે આચાર્ય મહારાજ અયોજા પ્રસાદજી નો કાગળ હોય ને શું જમવા રોકાવાય પેલા પાર્ષદો ને કાગળ વાંચવું પછી બધી વાત થાય આપણે શું કરીએ સવાર નો છું કામ કરીને થાક્યો છું ખાઈ પીને પછી જાઓ એમાં ક્યાં થાટું મોડું થઈ જાય મારાથી રોકાવાય સારું મંદિરે આવ્યા પાર્સોદે કાગળ આપ્યો પરવારીને આ કાગળ મળે એટલે અમારી પાસે આવજો પાર્સોદે ને કાલો અરે તમારે જમવું કરવું આ અત્યારે ચાલો કાગળ મળે એટલે પરવારીને આવજો એમ કયું છે જમીન આવજો કામ કરજો ત્યાં કહીશ કઈ કહેતું નથી આવ્યા મૂડી દંડવત કર્યા ઓરિભાઈ તમે આવી ગયા હતા પરવારીને આવ્યા છો અમારે તમને સાધુ કરવા છે હરે ભાઈ કે મહારાજ શ્રી આચાર્ય મહારાજ છે તમારો કાગળ આવ્યો ને ત્યારથી હું પરવા લેલો છું કરો સાધુ આને સંતમાં વિશ્વાસ કહેવાય આ વચના વર્તાલ બારમું આ કહેવા માગે છે એ જ ઘડીએ આચાર્ય અરજપ્રાસાદ મારે એમને દીક્ષા આપી હરિકૃષ્ણ દાદી નામ પાડ્યું અવદાતાનંદ સ્વામી ને કે લ્યો આ તમારા સેવક તમારી સેવા કરશે હવે હું અમદાવાદ જાઉં કથાઓ મનના ઘાટ ભેડો ભળી જાય નહીં સંસાર ને મિથ્યા માને ક્યારે એવા સંતમાં પ્રીતિ કોણ બોલ્યો કોને કહ્યું કોના વચનો એના માટે એના માટે આત્મદર્શન એ સાધન છે એના માટે પરમેશ્વરનું સાક્ષા દર્શનનું સાધન છે તમે એમ માનો છો કે એને ભગવાન દર્શન નહીં આપવાય શ્રીજી મહારાજે એવી વાત છે આપણે દુધાળાના મૂળજી ભગત આપણે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અનન્ય સાથે અનન્યપણે જોડાયેલા યુવાન દીકરો પોપટ ખેતીનું બધું કામ સંભાળી લીધું હોય પોતે બારગામ ગયા હોય અને યુવાન દીકરાને પરિણો છે થોડા વખત થયો છે અને ખેતીનું કામ કરતા સ્વર્પદ થાય યુવાન પોપટ દીકરો મૃત્યુ પામે ઘરે ડેડ બોડી આવે પરિવાર રુદન કરે પાડોશી પડોશી રુદન કરે ભગતને સમાચાર આપવા માટે દોડતો માણસ જાય મૂળજી ભગત રસ્તામાં મળે ઘટનાની વાત કરે મૂળજી ભગત કહ્યું કે પોપટને સર્પદન સ્ત્રીને મૃત્યુ પામ્યો છે સ્વામિનારાયણ ભગવાને કહ્યું ભગવાન તો દીકરા આપે પણ ખરા લઈ પણ જાય બધો ભાર ઉપાડી લીધો હતો ઘરે આવ્યા અને રુદન કરતા એમનો પડકારો મારીને કોઈ બંધ થઈ જાવ રડતા ભાઈ આવા પ્રસંગે નાટક ન થઈ શક્યો એટલું હું કહેવા માંગુ છું કાળવીન પથ્થરવાળો હોય તો રહી પડે ઘરે રડતા હોય તો એમ કેતા કે દીકરા તો ઠીક પણ પરણીને આવી દીકરીનું શું એ બધી વાતો ભલે પણ આને રડવા દીધા નહીં આના સંતને વચને છૂટ્યું કેવાય એટલે પ્રીતિની ના પાડી નથી સંતમાં મૂળ વાત છે પણ શું કહ્યું છે ભગવાન જેવી પ્રીતિ નહીં આટલી સ્થિતિ હોય તો ભગવાન જેવી નહીં અબજી બાપાને અહીંયા દેખોનદાસ સ્વામીમાં પણ શ્રીજી મહારાજમાં હશે એવું ન હોય હર્મ છે આ વચના મૃત માં તમને બે વાત કહી દઉં એના નિષ્ફળ કરતા વૃદ્ધ થયા હતા પૂરું થવા તું પોતાના આસને હતા રાતનો સમય હતો એકદમ રામાનંદ સ્વામી આવ્યા એને રામાનંદ સ્વામીનો કેટલો મહિમા હતો એ તમે જાણો છો ને ભક્ત ચિંતામણીમાં રામાનંદ સ્વામી નું તેત્રીસ માંથી કેમ થી જે આખ્યાન લખે છે બે ત્રણ ચેપ્ટર માં પ્રકરણમાં કેવું ઠાલવે છે ભાઈ ભગવાનનું વર્ણન કરે વર્ણન કરે છે ગુરુદેવનું હે એનું જણાય આવે કે આની કલમ નામ દોડતી જાય છે અટકતી નથી એમ એમ રામાનંદ સ્વામીનું વર્ણન કરે છે શબ્દે શબ્દ આમ ભાવ દેખાય વાંચી જજો ન હોય તો તમે ઘરે જ એટલું એને રામાનંદ સ્વામીમાં એ થતું વાંચતા દેખાય જીવનમાં દેખાય રામાનંદ સ્વામી સમાચાર મોકલ્યા હતા કે લોજમાં જોગી આવ્યા છે બાળા જોગી તમે જ્યાં દર્શન કાગળ લખ્યો હતો ત્યારે ઘેર હતા તો છે ભૂજ ચાલીને ગયા પણ લોજ ના આવ્યા પછી રામાનંદ સ્વામી સમજાવીને મોકલ્યા ત્યારે લોજ આવી નીલકંઠભોરણ એટલે ભગવાન સ્વામિનારાયણ દર્શન કર્યા કેટલું હેતુ છે એ નિષ્કુલાનંદ સ્વામી રાતે રામાનંદ સ્વામી આવીને ઓરડો ઉદાસથી ભરાઈ રામાનંદ સાંઈને દર્શન દીધું હરિચરિત્ર ચિંતામણી બાદ ત્રણ વાત બસો એકવીસમાં પ્રસંગ લખ્યો છે ઊભાથી ભલા ગુરુ મહારાજ શાસ્ત્ર દનુત કરવા પડે ઓહોહો આપના દર્શન થયો ભયો થયો થયો ભયો થયો રામાનંદ સાઈ કે નિષ્કુલાનંદ સ્વામી હું તમને પેળવા આવ્યો છું ચાલો અમારી સાથે ત્રણ ડગલા પાછા હટી ગયા સ્વામી હું તમારી સાથે નહી આવું જેવો લાગે તમને મને તો એક્સ્ટ્રીમ લાગે સ્વામી હું તમારી સાથે નહી આવું શ્રીજી મહારાજ જયારે આવશે ત્યારે આવીશ પ્રણામ રામાન સાહેબ દ્રષ્ટિ સાહેબ ભગવાનના જેવી પોતાના ઈષ્ટદેવ જેવી પ્રીતિ કોઈ મુક્ત મોટા સાધુ હોય તો તેના સાથે તેવી ન થાય એ આ ઈતિવચનામ્રતા થાય છે પતિવ્રતાની ત્યાં શું કહેવાય પોતાના ઈષ્ટદેવમાં આવી પ્રીતિ અવતારોનો આટલો આદર સત્કાર પૂજન વંદન પંચદેવો આદિકને માનવા ભાગવદાદિક વેદાધિક શાસ્ત્રોને શું કામ માનવા અવતાર એનું શું માનવા એ બધી આપણે વાત યથાશક્તિ લીધી છે એ પ્રમાણે ભગવાનમાં ટેક રાખી પતિ પ્રથાની ટેક છે આપણે એ પ્રમાણે સમજીએ એ પ્રમાણે અનુસરીએ બીજું ઘણું બધું હોય પણ ક્યાંય આપણે માર્ગે ફંટાઈએ નહીં મૂળ સંપ્રદાય મૂળ સિદ્ધાંત મૂળ જે હરિકૃષ્ણ મહારાજ ઉપાસના માટે સ્થાપ્યા છે એ છોગલા વાળો પ્રભુ બે ચરણ બે ભૂજાનો જે આપણો બાપ છે એ જ ધ્યાનસ્થ મૂર્તિ ધ્યાન ધ્યાન ઉપાસ્ય મૂર્તિ છે એનું જ ધ્યાન હોય એનું જ કીર્તન હોય એની જ ઉપાસના હોય બાકી બીજું કઈ ન હોય અને તેમ છતાં બધા અવતારો નો માનવા પૂજવા ભાગવત શાસ્ત્રોને વાંચવા સાંભળવા બધું રાખી પંચદેવોને માને ભાઈ આડો ક્યાંય ફંટાય નહીં એક જ વાક્યમાં વાત કઈ પૂરી કરું રસ્તો ગમે તેવો સારો હોય એ જોઈને માર્ગે ન ચડી જવાય સાચો જોઈને ચડાય માર્ગ સાચો છે સારો જોઈને ન ચડાય સાચો જોઈને ચલાય અને સાચો રસ્તો એ આ જે મોટા સંત હોય ગોપાળાન સાઈ જ્ઞાતાન થાય શ્રીજી મહારાજે આ જે બતાવે બધા નિત્યાનંદ સ્વામી એ બધાએ જે બતાવ્યું છે ભક્ત ચિંતામણી વચનામૃત આ જે સત્સંગી જીવન આ બધા શાસ્ત્રો જે બનાવે છે હરી લીલામૃત આ બધા શાસ્ત્રો જે બતાવ્યું છે એ સાચો રસ્તો આપણા સદભાગ્ય છે કે આપણને બધું મેળવ્યું છે વિશેષ સમજણથી એવા બોળ સાથે આપણે પતિવ્રતાની ટેક સાથે કહી છે એ પ્રમાણે ટેક રાખીને આપણે ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરીએ એનું બળ રાખીએ એમના થઈને રહીએ અને કોઈ એમના સ્વરૂપનો કે બીજા અવતારોનો કોઈ દ્રોહ ન થાય એવી રીતે જીવીને આપણે શ્રીજી મહારાજને ચરણ પામીએ એવી આપણી પ્રાર્થના સાથે અહીંયા પૂરું કરું છું સજાનંદ સ્વામી મહારાજ